સહજાનંદ રસ રૂપ અનુપમ સારો કરેલ સુખદામ નિગમ નેણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નકશિક પ્રેમ સખી નાથ રહો ઉર મા સહજાન રસો सहजानंद रसरूप अनुपम सार ने लोल जेने भजता छूटे फंद करे भाव। सहजानंद स्वामी आशरो करता एनु स्मरण करने काया कर्म बंधन जाई जाए पे भव आ संसार सागर उन्म मरण दुख भंसार इन्हें पार करे कर्मो छूटवा कठन है ये काल कर्म मयाना बंधनों छूटी जाए पार थी जाए ये यस्तुओ समझाई जाए एक प्रसंग चरित्र सहयानंद स्वामी हूं तक कहू अद्भुत प्रसंग अमरेली पासे बरवाड़ा गाम है त्या झवेरचंद नाम नो एक वह वणिकोभी अति दुराचारी बधा लक्षण पूरा पापाचार अति पैसा ने माटे अतिशय शोषण ગરીબોને પીડવા અને પાછો સ્ત્રીઓની બાબતમાં પણ ભ્રષ્ટાચારી દુરાચારિ પાપ કરવામાં કશું બાકી નહીં કેવા પાપ કર્યા વિશે બોલો એણે કે જીવ કોઈ પાપ કરે તો એને મળ્યા પછી જમદૂત આવે મળતી વખતે આવે આ ઝવેરચંદને જીવતા જમદૂત આવે એટલા પાપ એના રોજ રાહત પડે અને જમદૂત આવે અને જવેરચંદ ને મારે મારી નાખે નહીં પાછું જીવ ના લઈ જાય પણ ભાઈ એક વાર હોય તો હાલત બગડી જાય અને રોજ આને ઠમઠોળે એવી કાળી ચીસો પાડે રાયડો નાખે કોઈ માને નહીં કોઈને કઈ દેખાય નહીં પથારી બગડી જાય વળી વિચારો નાય તો સરખો થતો હશે પણ હવે આ કેવું કોને છૂટવું કેમ એના કેળા બધાએ પાપ બાર બાર વરસ શરીર સાવ સુ ગયું મરણ તો થઈ ગયો મરાયે નહીં જીવાયે નહી એવી હાલત અને રોજ રાત પડે જમદૂત ધોકાવે આ હકીકત છે બિચારે આ યમદૂત ના છૂટવા એની રીતે જે કઈ પછી તો કરે ને માણસ કઈ સત્કર્મો કરે જે કઈ કહે એવું કરે કોઈ કે ગયા જગ્યાએ જઈ આવો તો ત્યાં સ્થાન કે જઈને પગે લાગી આવે વળી કઈ દાન ભેટ કરે આ કરે તે કરે પણ કેળો છોડે નહી કેવા પાપ છે બોલ વિચિત્ર કેસ છે ને મરવા ટાંડે તો જમ આવે પણ આ જીવિતા બાર બાર વર્ષથી ધોકાવે હરે ઝવેરચંદ ગમે તે પણ હવે એમાં કૃપાનંદ સ્વામી આ સૌરાષ્ટ્રમાં વિશેષ ફરતા કૃપાનંદ સ્વામીની શું વાતો થાય મહાસર્થ મૂર્તિ એ ફરતા ફરતા એ બરવાડા બરવાડા બાવીસી કહેવાય ત્યાં કૃપાનંદ સ્વામી આવ્યા ગામમાં જાણ થઈ તે સત્પુરુષ પધાર્યા છે રાતના સમયે લોકો ભેળા થાય અને કથા વાર્તા સ્વામી બહુ સરસ કરે પ્રગટ હતા એના ગુણ ગાવાના છે એટલે પ્રગટ વસ્તુની કહેવામાં આમ બહુ સુલભતા થાય જોયું છે કહેવાનું છે વાંચેલું ભૂલાઈ જાય પણ જોયેલું ભૂલાતું નથી એટલે ઝવેરચંદ ને સમાચાર મળ્યા કે કોઈ સાધુ પુરુષ આવ્યા છે એટલે આ તો ગમે તે આવ્યાના પગમાં પડીને જાતો ત્યારે બહુ જ વખાણ સાંભળ્યા એટલે ઝવેરચંદ થયું કે આજ તો આપણે ત્યાં જવું જ છે કેટલાય બધા લોકો બેઠા હશે સત્સંગીઓ પણ સગર કોમના હતા એ બેઠા હશે ઝવેરચંદ આમ છેલ્લે આવીને બેસી ગયો કૃપાનંદ સ્વામી વાતો શરૂ કે જીવના પાપનો કોઈ પાર નથી અનંત જન્મોથી જીવ પાપ કરતો આવ્યો જ છે અને આ જન્મમાં એ પાપ જ કરે છે એ કરેલા પાપ માયાના બંધન કાળના બંધન યમદૂતના માર એમાંથી છૂટવું બહુ કઠોન છે ઝવેરચંદ થી મારી આપણી જ વાત આવે પણ જો જીવ સાચા સાધુને ઓળખી લે અને સાચા સાધુનો આશ્રય કરે એના પગમાં પડીને જો સત્સંગ ગ્રહણ કરે દીક્ષા લે વર્તમાન ધારણ કરે સત્સંગ ગ્રહણ કરે અને ભગવાનનો આશરો કરીને જો ભજન કરે તો જીવ બધા બંધનોથી છૂટી જાય છે બધા પાપમાંથી છૂટી જાય છે આ યમદૂતમાં બધા માર ખાયા છે ખાવાના છે ખાય છે એ બધા વાત સાંભળતા સાંભળતા આને થઈ જાય પછી કૃપાનંદ સ્વામી કહ્યું કે અને આજ તો આપણા ભાઈઓ એવા ભાગ્ય છે કે ભાવ પાર કરે બધા ત્રાસમાંથી છોડાવે જીવને પરમ સુખ્યો કરીને પોતાના ધામમાં લઈ જાય એવા પરાપર પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આજ તો પ્રગટ પૃથ્વી ઉપર વિચરે છે અને એનો જો જીવ આશરો કરે તો એને આ જન્મી બેડો પાર થાય શું એ ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે શું એમનો પ્રતાપ છે શું એમના સાધુઓનો પ્રતાપ છે શું એના સત્સંગીઓનો પ્રતાપ છે ભગવાન સ્વામિનારાયણ એનું જે નામ સડક્ષરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ કોઈ જપ કરે તો એના અનંત જન્મના પાપ ટળી જાય તો આ જન્મના શું અને યમ તો ઊભી પૂછડીએ ભાગે બહુ વાતો કરીને જવે ચાલો દિલ ઠરી ગયું પણ પકડાઈ ગયું એ કે આ સંતોનો જ આશ્રય કરવો પડે પણ સ્વામિનારાયણ અને એનું નામ એ બધી વાતો સાંભળી ને એને થયું કે આ ભગવાન પ્રગટ છે એના નામનો આટલો મહિમા કયો જીવમાં વાત એના તો ઘૂસી જ જાય ને બધાએ સભા પૂરી થઈ તો કઠણ કાળજાનો તો ખરો તરત પગ માં પડવું જોઈએ વિચારે સારું ઘરે ગયા બધા એ વાણીઓ પથારી લંબાવીને સુએ રોજ ક્રમ એ હજી તો આંખ મળે ના મળે છે ને આંખ શાની મળે અને ત્યાં તો આમ ગોઘવાટા કરતા આવ્યા પહાડ જેવાયંકર પૂછડીએ અને જગરચંદ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જમ ઉભા રહી ગયા આમ ઉભા રહી ગયા ઝગરચંદ થઈ ગયું કે નક્કી સાધુ કે સાચું છે અને ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એના નામનો ખરેખર પ્રભાવ છે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરું રોજ જંગ તોડી નાખતા હતા આજ ઉભા રહી ગયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ જંગ એકબીજા એકબીજા સામે ચકળ જુએ ભાઈ જાવું કેમ અને એ મૂકે પછી ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને મનમાં દ્રઢ ગાંઠ વળી ગઈ હવે તો ક્યારે સવાર પડે અને ક્યારે પેલા કૃપાનંદ નામ નામના સાધુ એના પગમાં જઈને પડું અને સત્સંગ ગ્રહણ કરી જ લેવો છે અને સ્વામિનારાયણના આશ્રય થઈ જવું છે એ વગર હવે મારો કોઈ ઉદ્ધાર નથી એ આશ્રય કરવો છે એવો જ સંકલ્પ કરો અને જમભાગી ગયા વિચાર કરો તો ખાલી આશરે નો સંકલ્પ કર્યો બસ હવે તો વેલી સવાર પડે અને ભગવાન સ્વામિનારાયણને આશરે થવું ત્યારે જમદૂત ભાગી ગયું ઝવેરચંદ કે બસ હાસ ઠેકાણું મળી ગયું ખરું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સવારે વહેલો ઉઠો નાહી ધોઈ સ્વચ્છ તૈયાર થઈ અને હજી કોઈ આવી એ પહેલા તો ઝવેરચંદ સંતો પાસે પહોંચી ગયો લાંબો થઈને પગમાં પડ્યો પણ આ બધા સંતો તો પહોંચેલી મૂર્તિ છતાં લીલા કરે રાખો રાખો અરે શું છે તમારે દુઃખ રડતા રડતા એને આનું દુઃખ અનંત પાપ કર્યા છે અને પાપના ફળ મેં નજરે ભોગવ્યા છે અને એ ભોગવટામાંથી ક્યારે છૂટકો થાય ખબર નથી પણ પ્રભુ તમે કાલે વાતો કરી અને આ બધું મેં જાણ્યું અને આ રીતે મેં સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કર્યો અને યમદૂત મને બાર બાર વર્ષથી મારતા હતા એ આજે ખાલી દાડો ગયો એને રોજ મારવાના અને મારી ઘરવાળીને રોજ મારો શેક કરવાનો અમે બે ધંધે વળગેલા આમાં જ અને આ શરીર મારું આવું થયું છે કૃપાનંદ સ્વામી કે બોલતા શું નથી ભાગી ગયા ને જિંદગીભર પાસે ન આવે બેડો પાર થઈ જાય એટલે લાવો જમણો હાથ અને કૃપાનંદ સ્વામી વર્તમાન ધરાવ્યા અને આપણો જે શરણ મંત્ર છે અદ્ભુત શરણ મંત્ર છે વિશ્વમાં ગોઈતો ન જડે સીધો સાધો લાગતો પણ અદ્ભુત કામ કરે કૃપાનંદ સ્વામી શરણ મંત્ર બોલ્યા વર્તમાન ધરાવ્યા કંઠી પહેરાવી મંત્ર દીક્ષા આપી લો કરો જપ શિક્ષા આ પ્રમાણે રહીજો ચોખ્ખા વર્તમાન પાળજો હવે પવિત્ર રહીજો તમારા સંચિતને ક્રેમાન બધાય કર્મો બળીને ભસ્મ સુખે તમારો જ્યારે અંતકાળ આવે ત્યારે ભગવાન સ્વામિનારાયણ તમને તેડવા આવશે જાઓ અને જબરચંદ સત્સંગી થયા પછી તો ભાઈ આવા સાધુનો જોગ એવા સંતોની સેવા આજુબાજુ જ્યાં હોય ત્યાં પહોંચે ને એવો એણે સત્સંગ કર્યો અને એવું ભજન કર્યું સંપત્તિને સત્સંગમાં વાપરી ગરીબોમાં વાપરી ભગવાન વાપરી અને ભજન એવો રંગાણો કે એનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા જય સ્વામિનારાયણ જેને ભજતા છૂટે ફન કરે ભાવ કરી ગયો ને વાણી જો આ સાધુ આ સહજાનંદ સ્વામી મેળા ન હોત તો શું થાય બીજી વાત સામે તમે સત્સંગના નાજા જોગી નામ તો સાંભળ્યું છે લાખણ ગામમાં રહેતા હતા લાખણકા ગામ પિતા હયાત નહોતા માતાની સાથે રહેતા હતા ખેતીના કામે ગયા હશે પાછળથી આપણા સંતો આવ્યા સંતો માટે ભોજન અનાળી માણસ અને સત્સંગ નો દ્વેષી એને કોઈ કીધું કે સ્વામિનારાયણ સાધુ ગીરા છે તો ગામ બગાડશે એટલે આમાં શું સુધારે અને બગાડે કે એટલે એ બધા એ ભેળા થઈને ગામધની દરબારે આ સાધુ ભોજન પણ ન કરવા દીધું ધક્કા મારીને કાઢ્યા પણ આ બાઈક કકડાટ કરે તમે જમીન લેવા ગયો બિચારા ભૂખ્યા છે સાધુને શું કામ છો પણ એને એટલી બધી રાય ભરાઈ ગયેલી હતી ગામમાં નહીં સાધુ તો બિચારાને ના પાડી તો હાલતા થઈ ગયા તોય પેલો એવો અનાળી તે હાથમાં લાકડી હતી એ એક સાધુને લાકડી મારી અને પછી ઓલી માં હતા નહીં એનાથી રેવાયું એ કે તમે ગામ બહાર કાઢી મૂકો બરાબર પણ મારા સાધુનું તમે માયરા છું એ વયા જ જાતા હતા નહીં તમે કીધું જતા રહ્યો તો જતા જતા લાકડી શા માટેમાં એટલું બધું દુઃખ થયું કે મને શબ્દોમાં વર્ણન નથી થયું ઘરે આવીને ભાઈ દ્રષ્કે ધ્રુસકે રડ્યું છોકરા તો હતા નહીં ખેતીરા ગયા હતા પાછા આવ્યા ત્યારે માને એટલું દીકરાઓને જોયા વધારે રડવા માંડે એટલે નાજાજ જોગીને આ બધા આમ તો ક્ષત્રિયો લોહી ઉપડી જાય સુરવીર જાતિ માતાને દુઃખ શું છે માંડીને વાત કરી આપણા સાધુ આવ્યા ભૂખ્યા કાયડા વાંધો નહીં પણ જાતા જાતા ગામધાની દરબારે એને એક સાધુ લાકડી મારી અરે દાદા મને નથી જોયું જોવા આપણા ગામમાં આપણા સાધુ અને એને આમ લાકડી મારે ઢોરને મારે એમ મારી શું સાધુ એ બગાડ્યું કે ના ચાલો સામાન લઈ ગયો તો ક્યાં એમાં નક્કી કરી લીધું છે મેં આ ગાડું છોડવું નથી આમાં બધું મૂકી ગયું આપણી જે કઈ ચીજ વસ્તુ બધું લે ગઢડા જે લેવા જેવું બધું ભીરું ગાડામાં વેલા આવે ગઢી બેઠા થાય ગાડું બાધાને જોયા એટલે ઉભા થઈ ગયા આવું ક્યાંક શું છે કહીએ મારે થોડી પછી બધું કહીએ વાત કરીએ કે હવે બા છે અહીંયા જીવ બા પાસે રહેશે અને હવે પ્રભુ આ છે બધું જે ચીજ વસ્તુ દીધું તમને શું છે પણ બધું જાણે છતાં ભગવાન પ્રભુ કે પણ શું છે બસ મહારાજ હવે તો વેર લેવા જવું છે કેસરિયા કીધા પછી કે પણ શા તો આવું થયું અમારે સાધુ ને મારે કેમ એ વેર વાળ્યા વગર હવે અમને મહારાજ અંજળ છે મહારાજ કે હા હા આપણા સાધુ તો બધે ગામ ગામ મારે છે ભાઈ એ સાધુએ કાંઈ ફરિયાદ કરી નથી ભૂલી જાવ ને સુખે રહ્યો ને નથી આવું હું તમને ના પાડું છું ને આપણે કાંઈ વેર લેવું નથી એનું એનું કામ કર્યું આપણે આપણું કામ કરો જોયો સ્વભાવ જોયો ને એ એનું એણે કર્યું આપણે આપણું ભજન કરો મહારાજ દયા કરો બસ હવે દયા કરો અમને ત્યાં સુધી નિરાશ નહીં થાય અમે ક્ષત્રિય જાત છીએ મહારાજ અને અમારા માટે માલ મિલકત માટે મરી પડતા હોય તો અમારા સાધુને મારે એ અમારાને સહન ન થાય અમારા ગામમાં અને આવી રીતે અને એમાંય મારી મા રડતી હતી મહારાજ તમે હજી એના આંખમાં આંસુ સુકાતા નથી ને તમે મહારાજ દયા ખાવાનું કહો છો મહારાજ તો નથી કર્યા આપણે વેર લેવો જ નથી અમારો માનો મહારાજ તમારી હજાર વાત માનીએ પણ આમાં થોડી બાંધછોડ કરો મહારાજ તે નથી કરવું છેવટે નાજા જોગ્યા રામ જોગ્યા એમ કીધું કે મહારાજ એની એક લાકડી સાધુને મારી છે તો મને કમસે એક લાકડી મારવા એ વગર તો અમે અંદર લેવાના જ નથી અંજળ નહીં લઈ મહારાજ કે સારું પણ એક હો બીજી નહી બીજી નહી એક જ મારશું અને ગયા ભાઈ શેરદા વેલા દરબાર ઘાટ માં બેઠો છે આરામ ખુરશીઓ ઉપર ને ત્યાં જ કીધું કે ગામમાં સાધુ આવ્યા હતા કાલે હા આવ્યા હતા કાઢી મુખ ખબર છે ને તો ગામ તો મારું ને હા બાપુ ગામ તમારું એટલે બધું લખી નથી દીધું એ તો કાજે તમારું છે કાલ કોકનું થાય એટલે તમે મારે લાકડી હવે અમારા સાધુ હા મે મારી હતી મેં મારી એમ કીધું અને લાકડી કુંડળીયા વાળી અને બરાબર પાડી હોય પણ એક જ લાકડી બસ બીજી નહી ગલ ભૂકો બોલાવી દીધો ત્યાં તો રીડિયા રમણ થઈ ગયું આ પછી લાકડીઓ કુદી નીકળી અને નીકળી ગયા પછી થયું કે ગઢડા તો જવું નથી એટલા માટે કે નકામો ગઢપુર કંકાશ આવે એટલે ગમે ત્યાં નીકળી જાય જોયા આગે આગે ગોરખ જાગે પછી જાણ્યું કે બદલી વાળો છે એને ના આમ થોડુંક છે એટલે બદલી વાળા પાસે આ કઈ આવવાના નથી એટલે ભાણ પાસે ગયા અને બદલી માર્યા સુરવી રોય ઓળખાઈ જાય આ રિયો ત્યા તો બધા વસાવતા ને બધા તે દી પાસપોર્ટ વિઝા આવી કઈ જરૂર ન પડતી યાસ એટલે યાસ જમીન આપે મકાન આપે બધું આપે એટલે ખાચર ગયું સુર્ય પંખા તો મરદ ની એના માંથી બે ફાડ્યા એવો સુરવીર એટલે ત્યાં કે ત્યાં જાય એટલે જસદણ વાસ્તુર પાસે આવ્યો ત્યાં હવે એ મહાક્રુર નાની ભૂલ કરી હોય તો ગોઠણ ભાંગી નાખ્યા ઘણ મારી હવે નાજા જોગ્યા ને ગુના તો આવવાના ના હોય પણ વાત વાતમાંથી કોઈ ચડાવ્યું કે આ સ્વામિનારાયણ છે ને એનો છે એટલે ચુરખાચર એકદી આમ જોઈને કે ભલા કે આ શું છે કપાલમાં કે મારા પ્રભુ નું તિલક છે ઓ પ્રભુ છે વળી સ્વામિનારાયણ એમ સ્વામિનારાયણ ભગવાન છે હા ભગવાન છે ભગવાન ભગવાન બધે હોય હા જો ભગવાન તારા સ્વામીનારાયણ સાચા હોય તો કાલ સવારે સૂર્ય પેલા મને મળે તો ભગવાન સાચા ને તું સાચો નહીં તો તારા બે ગોઠણ ભાંગી નાખો આ ત્યાં ઉપડ્યું પાછું લ્યો જા દાદા જોગ્યા ઘરે આવ્યા બા વાત કરી પણ ભગવાન છે જરૂર આપડી રક્ષા કરશે બસ ભજન કર્યું રાત વડનગર વિસનગર ભગવાન સ્વામિનારાયણ હતા પણ સૂરજની હજી તો કિરણ ફૂટે ના ફૂટે ત્યાં તો દિવ્ય રૂપે અવકાશમાંથી ઉતરી અને ગઢવી ચારણ જતો હતો એને દેખાણું કે સ્વામિનારાયણ આવી ગયા છે એ બહિરભૂમિ જોતો હતો ડબલાનો ઘાકરીને દોડો દરબારને કહેવાય સ્વામી નારાયણ આવી ગયા છો વાતસુરચર આવી ગયા તો હાચું કેવાય કે પછી એક તો મારે ટૂંકમાં વાત લઈ લવું અને પછી મહારાજ ગયા છે વાતસુર ને પછી જમદુ દેખાડ્યા ને બધું ઠમઠોર્યો એને પછી સુધાર્યો સારું કર્યું નાજા જોગી રક્ષા કરી ઘરે આવ્યા ભોજન થાર થયા જેમાં પછી નાઝા જોગ્યા એ મહારાજને કહ્યું મહારાજ આ ગામ ગામ ભટકવું જ્યાં જાય ત્યાં આવું જ થાય છે તો હવે હવે અમારી ઈચ્છા મહારાજ તમારી સેવામાં રહેવાની છે મહારાજ સારું બાંધો લબાચાંદ આવી જાઓ ગઢડા આપણે ત્યાં રહીએ ને ભજન કરીએ સેવા કરજો ભલે મહારાજ જે તું જોવું જેવું જોઈતું હતું એવું તમે બોલ્યા ભાવતું ને વૈદેવ બતાવ્યું એટલે પછી ગઢપુર આવી ગયા એવા શું કે તે રે છે નાજા જોગીયા તો બઉ શ્રીજીના અંગ સેવક કહેવાય રામ જોગીયા પણ એવી રીતે સેવા કરે સત્સંગ કરે કેવાની વાત શું છે હવે સમજવાનું આ મેં એટલા માટે કહ્યું કે તમને એનાથી આખો ખ્યાલ આવી કે બે ભાઈનો સત્સંગ કેવો અને શ્રીજી નો રામ જોગ્યા એ નાજા જોગી નજરે કેટલો અનુભવ્યો અને કેવા સત્સંગ તમે જાણો છો ને बास। पानल कथा टन लिये राम जोगिया ने जो ने बदले ये जींजावदर रेवा गया तारीख खाचर साथ हेदभाव हसी तो जींजावदर गया हुए। અને અલિયા ખાચર તો સત્સંગમાં છેલ્લા વર્ષોમાં પાછા પડી ગયા ના મહારાજનો સત્સંગ મૂકી દીધો તો વિમુખ થઈ ગયા પોતાની રીતે આવવા જવાનું બધું બંધ કરી દીધું છોડી દીધું બધું અને શ્રીજી મહારાજનો અભાવ પણ મનમાં આવી ગયો આવું બધું થયું એટલે એ રામ એની સાથે હેદભાવ હશે એ આવું થાય નહીં તો રામજોગ્યા એ પણ સત્સંગ મૂકી દીધો કંઠી બંઠી તોડી નાખી પૂજા પૂજા છોડી દીધી સત્સંગના નિયમ ધર્મ મૂકી દીધા કોઈ દિવસ કોઈ સમય ઉત્સવમાં ક્યાંય જવું નહીં શ્રીજી મહારાજ પાસે જવું નહીં કોઈ સાધુને મળવું નહીં કોઈ સાધુની પાસે કથા વાર્તા કઈ સાંભળવી નહીં કશું જ નહીં જાણે કઈ છે જ નહીં એમ મૂકીને સાવ વિમુક્ત થઈ ગયા રામજોગ્યા કુસંગ ક્યાં લઈ જાય છે બોલો એટલે આ નિર્વિકલ્પ બોલાય છે ને એમાં લખ્યું કે વિમુખ જીવ કે વિમુખ ની ખબર પડે મીઠી મીઠી નાખે મને સાચું પૂછો ને આમાં ઘણા સારા હોય આપણે જોતા હોય ને બધા મને ઘણી જે ફફડ રહેતો હોય ને તો આ વાતનો મને કાયમી ફફડ એક તમારા તરફ મને રે ઓલ સત્સંગીઓથી એને કોક કુસંગી મળે ત્યારે આવો નહીં રી કોક કુસંગી જો મળી ગયો ને તો આવો નહીં રી આમાં જે કોક હશે ને એને ક્યારેક ફોનમાં પૂછ્યું છે ક્યારેક મેં ટકોર કરી છે જાળવજો એ મારે એની પાસે કઈ લોચો નથી લઈ લેવો પણ કુસંગ લાગતા કશી વાર લાગે નહી એટલે જે કોઈ સારા સારા હોય તો મને જો ચિંતા રહેતી હોય તો આ કે જો ક્યાંય કુસંગ મળે તો સત્સંગ છૂટતા વાર લાગે બહુ નૈતર હેદભાવ વાળા હોય બઉ જ મુમુક્ષુ હોય ક્યાં રામ જેવા તો ન જ હોય ને નજરે જોયું નજરે શ્રીજીની સાથે રહ્યા હોય જો બે શબ્દો પડી જાય ત્યાં બધું છૂટી જાય એટલે શું વાત છે એટલે ભાઈ એક જ વસ્તુ છે સત્સંગમાં ટકાવે ને તો સાધુઓ જ ટકાવે બીજા કોઈ ટકાવે રામજગ્યા ગયા સાવ ગયા શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા તો રામ જોગ્યા આવ્યા નથી અભાવ આવી ગયો છે સહજાનંદ સ્વામીનો કઈ જ નહીં હવે નાજા જોગ્યા ને એની માં તો ગઢપુરમાં છે બહુ જીવ બળે મા દીકરાનો કાપડો દીકરો માં ને થાય મારો દીકરો નાજા ને થાય મારો ભાઈ સાવ આમ પણ એક બે વાર કઈ જોયું હોય છે પણ પછી તો સૌ સૌની રીતે સ્વતંત્ર છે બીમાર પીડા અંત્રુર યમ દોતમ દૂર થી આવતા દેખાણ અને રામ જોગ્યા ફફડી મને જમદું હું કેવો હતો ક્યાં ગયો કેવો શ્રીજી મહારાજની સાથે ફરતો હું કેવો એની સેવા કરતો કેવા ગુણ ગાતો સાધુઓની સાથે ફરતો સાધુઓને માટે મેં ગામ છોડ્યા કેટલો સત્સંગ રાખ્યો હતો આ બધું મેં છોડી દીધું મારા જેવો કોઈ મૂઢ નહીં મારા જેવો કોઈ પાપી નહીં મારા જેવો કોઈ દુષ્ટ નહીં આ મેં જ મારે હાથે ઠામ બગાડ્યું કુસમ શું નથી કરતો પણ છાતી પીતી હવે શું નહીતર મને જમદૂત હોય આ મને જમના તેડા હોય આહા આ હા ફફડી ગયા પણ પછી થયું કે બસ સહજાનંદ સ્વામી દયાળુ છે સેવા કરી છે સત્સંગ કર્યો છે સાધુ કઈ થયું છે કર્યું છે ભૂલા ભૂલો થઈ છે ગુના માફ કરે હે સ્વામિનારાયણ હે દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બાહુનામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરવા માંગે એ ઉગારે તો જ ઉગરાય બાકી કોઈ રસ્તો નથી જન્મ તો તારે નજીક આવી ગયા હતા એ જ વખતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડ્યા શું થયું ભાઈ ભગવાન દયાળુ અંતરનો આરત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા હાથે આમ પડખું ન ફરી શકે એવો રામચોગ્યા થઈ ગયા અંતકાળ તો એવા જોઈ ને ભાઈ પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ જપતા જપતા કોણ જાણે શું થયું એવું બળ આવ્યું શણગ બેઠા થઈ અને ખરા તને શું બળ આવ્યું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેતા કેતા કરે ભવ પાર નેળે લોલ છૂટે ભવ ફન કઈ આ ઓછો મહિમા છે કઈ આ બધું તો મળતા લોકોને ઘણું ઘટતું હોય પણ આપણને દેખાતું નથી આ બધા યોગ સમાધિ વાળા હતા ને એ બધા દેખતા લખતા આજે ઘટતું હોય પણ આપણને દેખાતું ન હોય દેખાય તો આવું દેખાય તો આપણે જીવતા ના રહીએ જે ઉભો ના થઈ શકતો અને જેને જમદૂત મારી ફાડી ખાઈને લઈ જવાના હતા એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આરતનાદ હતી બોલ્યા એવું બળ પ્રગટ્યું ઊભા થઈને લાકડી લઈને જમદૂત મારવા આવ્યા જમદૂત ને મારે જમદૂત ભાગ્યા આ રામ જોગ્યા પાછળ ગોળે જમદું કે આગળ જમદું પાછળ રામ જોગીયા ભડા બોલે લાકડીઓ ઠોકે અને જમદું કે પણ પાછા આવતા આવતા આંખમાં બોર બોર જેવડા આસુ આવી ગયા ઓહો કેટલો ભૂલો પીડ્યો મેં શું કર્યું આજે સહજાનંદ સામે સ્વામિનારાયણ ભગવાને મારી રક્ષા ન કર્યો તો મારી શું દશા થાય મારા જેવો કોઈ અધમ નહી મારા જેવો કોઈ ભૂલેલો નહીં હવે તો એનો ફરીથી આશરો કરીએ ફરીથી સત્સંગ કરીએ હતા ઉદ્ધાર થાય એમ વિચાર કરીને બળતે પશ્ચા પાછા ઘરે આવ્યા ઓછરીની કોર પાસે જ્યાં આવે ત્યાં સહજાનંદ સ્વામીના ઢોલિયા પાસે ઉભાતા બોલે થોડું કહેવાય છે સહજાનંદ દયાળુ બળવંત બહુ કરુણા મય ચારું લોચન ઘણી વાર કેવાનું મન થઈ જાય નથી કેવું કરુણા પગમાં પડી ગયા પગ પકડી લીધા ચોધા રાશિએ રેડા મહારાજ ઢોલીએ બેઠા રામ જોગ્યા નીચે બેઠા મહારાજ કૃપાથી જોઈ રાખે અને પશ્ચાતાપની સાથે પોતાની કથની કહેવા માંડે છે મહારાજ ને શું કર્યું આ શું હું ભૂલો કેવો હતો કેવો સાધુની સાથે ફરતો કેવો સત્સંગ રાખતો કેવી સેવા કરતો કેવું તમારું બળ હતું હું કેવો સુવર્ણ જેવો હતો એમાંથી મહારાજ હાઉ કથિર થઈ ગયો હવે મને ફરીથી શરણે લ્યો મારા બધા ભૂલા માફ કરો અને મને અપનાવો મહારાજ ફરીથી એને કંઠી પહેરાય લ્યો નાજા રામ હવે તમને મેં ફરીથી સત્સંગમાં લઈએ છીએ આશ્ચર્ય લઈએ છે બોલો બીજું કાંઈ બસ મહારાજ સુખ ત્યારે શ્રીજી મહારાજ બોલા રામ જોગ્યા આયુષ્ય પૂરું થઈ ગયું છે રામજોગ્યા કે મહારાજ મને હરખ શોખ નથી મરવું પડે એનો કઈ શોખ નથી મહારાજ પણ આપ સર્વસમર્થ છો અને કૃપાળો છો ને કૃપા કરી છે અને મારે પેલા જેવો એવો જ સત્સંગ કરી મારે સાધુઓની કૃપા મેળવવી છે આપની કૃપા મળી છે પણ મને લાગે છે સાધુઓની કૃપા ન મળે ત્યાં સુધી મને અધૂરું રહેશે મહારાજ કે રામ જોગીયા તમને પાંચ વર્ષની આયુષ્ય આપી યાદ રાખજો આ દિવસ પાંચ વર્ષ પૂરા થતા આ જ દિવસે આ તિથિ જ અમે તમને લેવા આવશું અને તમને અમારી પાસે લઈ જઈશું જાઓ અને તમે સંતોની કૃપા મેળો આખી બસ આ રીતે હરખ અને શોખ એમાં પસાર થઈ સવાર પડ્યું બધું છે કંઈ હશે વિટાળી વેલું આવ્યો ગઢપુર ભાઈના પગમાં પડ્યા માથી માગી ઘટેલી ઘટનાની વાત બઉ હરખ થયો ભૂલો પડેલો ભાઈ આવ્યો હોય ભૂલો પડેલો દીકરો પાછો રાજી રામ હા કુસંગ શું કરે જોયું ને સતત સત્સંગ ઉપર ને કુસંગ ઉપર બે ઉપર ભાર દેવાય છે સત્સંગ મૂકતા કુસંગ ભૂલે કરતા ને થોડોક કર્યો દૂધ પાક ગમે તેટલો મીઠો હોય પણ એક જ ટીપું ઝેરનું પડે પછી બધું ઝેર જ કહેવાય હે આપણે સરસ મજાના ભોજન જીમાવું હોય ને ઠાંસી ઠાંસીને મધુરતાથી જીમાવે હોય પણ એક માખીનો નાનકડો ટાંગોય જો જાય ને પેટમાં તો અબળીને બધું બહાર નીકળી જાય ઉલટી થઈ જાય પેટમાં ઠકે નહીં ઓકાવી નાખે બધું ઉલટી કરી નાખે વોમિટિંગ થઈ જાય બધું સત્સંગ કુસંગ આવું કરે આ બધા બહુ સરસ સાહિત્યકારો જે વાત એ કરે છે ને સરસ છે કે તમે અખતરો કરજો મૂળા કે ડુંગળી એના બે પતીકા ખાઈ જજો અને પછી શ્રીખંડ પૂરી ભજીયા દૂધપાક કેસર બદામ પિસ્તા નાખેલા સરસ મજાના ગમે તેવા એલચી વેલચી નાખેલા સરસ મજાના પકવાન ને શ્રીખંડ ને બાસુદી જે ખાવું હોય તમે ખાયજો હ અને છેલ્લે ઉપરે તમે સુગંધી વસ્તુઓનો મુખવા પાનબીડું ખાયજો પણ ઓળકાર આવશે ને ત્યારે મૂળા ને ડુંગળીનો આવશે આ કુસમ હોય તો માણસને બઉ જ બહુ જ દુઃખમાં નાખી દે એટલે રામ જોગી પછી આ બધું કબૂલાત કરી નાજા જોગીયા કહ્યું કુસંગ આવું કરે તમે સુધરા એ બહુ સારી વાત છે પણ હાલ સાધુઓ પાસે અને ત્યાં વર્તમાન ધરાવીએ કંઠી પહેરી લે તો કે ભાઈ કંઠી તો મને ખુદ ભગવાન સ્વામિનારાયણ પોતે મને પહેરાવી તમે મને ખબર છે પણ તું સાધુઓ અહમ રહેશે ભૂંડું થશે માટે સાધુઓનો દાસ થતું આ ઘણા ને છે ડાયરેક્ટ ભગવાનના દાસ થઈ જવું છું અમારે અમારે કે સાધુઓને તમારી પાસે લાડુ લઈ નથી લેવો પણ આ એક પરિપાટી અહંકાર ઓગાડવાની બહુ મોટી ચાવી છે ભગવાનથી બોલવાના નથી સાધુ હશે તો કે છે ક્યાંક હશે ભૂલ તો એ માન અપમાન કરે ત્યારે ખબર પડે ને કે આપણે કેવા માની છે કેવું ખોટું લાગે છે ક્યારેક ભાગીત શું હેલું આવ્યો છો એમ કે ત્યારે ખબર પડે ભાઈ આપણને ભાઈ કેવું કાપુ માઠું લાગે છે પણ હવે તમને મોઢવી દે ને ગગલાવી ને કાઢી મૂકે જતા પછી તમને એમ થાય કે ના ના દાદા તો ખબર પડે એટલે તું સાધુઓ પાસે કંઠી પે ભલે ભાઈ ફરીથી સંતો પાસે વર્તમાન લીધા નિર્માની થયા અને પછી એવી રીતે પાંચ વર્ષ સુધી ગઢપુરમાં રહીને એવી રીતે સંતોની સાથે રહ્યા સેવા કરી સત્સંગ કર્યો ખૂબ ભજન કર્યું જેવો પેલા રામ જોગીયા હતો એને સવારે રામ જોગ્યા થયા અને જે દિવસે આ અંત દિવસ હતો એ જ તિથિ રામ જોગીયા એ ગઢપુરમાં દેહ મૂકી અને જય સ્વામિનારાયણ કઈ મહારાજની સાથે અક્ષરધામ ગયા પછી તો માજીને ભાઈને પણ થઈ ગયું કે હવે ભાઈ ગયા આવી રીતની ઘટના થઈ આપણે બાને કોઈક બાદ તમે જીવબાની સાથે રહ્યો અને હું સાધુ થઈ જાઉં નાદર જોગ્યા પણ સાધુ થઈ ગયા ઘનશ્યામદાસજી નામ પાડ્યું થોડું ગઢપુરમાં રહ્યા અને પછી ગુણાતીતાનંદ સ્વામી પાસે જતા રહ્યા અને પછી છેક સુધી એમણે જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે જીવન પસાર કર્યું બોલો કુસંગ થાય તો આશરો છૂટે અને જો છૂટી જાય તો જો પાછો આશરો કરે અને જો ભગવાનની કરુણા સંભાળે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ ગ્રહણ કરે તો કરે ભાવ એવી વાત છે હવે આજના આ સુધરેલા ભણેલા ગણેલા થોડા બધા સમાજ છે એમાં કંઠી પહેરવી સત્સંગી થવું સાધુઓને ગુરુ તરીકે સ્વીકારવા એની ટીકાઓ બહુ થાય એ બધા એજન્ટ છે દલાલો છે એની કંઈ જરૂર નથી ડાયરેક્ટ ચડી જવું બધા કોઈ જરૂર નથી હમણાંથી એકદા ગુરુ ગઈ ને ત્યારે આવા લેખો બહુ આવે જણા એવું લખ્યું હતું કોઈ બાબા સાધુઓના પદમાં પડવાની જરૂર નથી મા બાપ છે મોટા ગુરુ આપણા મા બાપ કોઈને કાંઈક કુલક્ષણ શીખવે નહીં સાચા માનવ થાય એવું બધું શીખવે છે અને એ પ્રમાણે આપણે રહીએ એટલે આપણે કાંઈ જીવનમાં બીજા પાસે જવાની જરૂર નથી એટલે મા બાપ સંસ્કાર આલી દેતા હોય તો આટલું બધું બગાડ ક્યાં થાય છે પેલા મા બાપમાં સંસ્કાર છે જરા ખોલીને જોવો તો એને શું સંસ્કાર આપવાના છે અને ગમે તેઓ મા બાપ હોય તો ઘણી વાર બને છે એવું એના કોણ માને છે હેત માં મનાતું નથી એટલે જ આપણી એક જ લીટીમાં કેવાય છે કાન છે ને પારકી માં વિંધે સગી માં ક્યારેક કાન ન વિંધે વિંધી શકે નહીં હેત નડે એને કેમ આમ પંચિંગ કરવું એટલે હંમેશા સગીમાં એની દીકરીને કુંડલ પહેરાવો હોય કણીઓ પહેરાવી હોય નાકમાં હિરો પહેરાવો હોય પોતે ના વિધે બીજીને ક્યાં વિધી દે એમ સાધુઓ છે ને પારકી માં થઈને સગીમાં થઈને બેસે છે એવું કામ કરે છે એટલે આ ગુરુઓની જરૂર છે સાધુઓની જરૂર છે સત્સંગને એવી વિધિવત આશરે કરવાની આ જરૂર છે પણ આ કંઠી એ બધી કઈ જરૂર નથી આ બધી એ બધા ક્રાંતિકારીઓ થવા માટે આવું કયા કરે છે ભાઈ હવે અમારે તમે બધું જાણતા હશો આ કથાકારો અને બધા કયા કરે છે વ્યાસપીઠ ઉપરથી એને આપણે કહેવાનું મન થાય તમે ઘણું બધું જાણતા હશો પણ કદાચ ઘણું એવું છે કે જે તમે નથી જાણતા તમે ભાગવત અને રામાયણ વિરુદ્ધ પણ બોલો છો પણ તમે એવડા મોટા થઈ ગયા છો તમને કીએ કોણ કે આ બધું વિરુદ્ધમાં જાય છે તમે જે ગ્રંથનું બોલો છો ગ્રંથનો દ્રોહ થાય છે પણ કોણ સમજાવે એને અને સમજાવે તો કોણ માને એમની રીત છે પણ આપણે સમજી રાખવું આવી ટીકાઓમાં ન આવું ગોતવા સાચા એને પેલી ચોખ જેવો તેઓ ચાલે નહીં માંડા થયા જેવો તેવો ડોક્ટર નથી ચાલતો એમડી છે એમડી છે પણ ઢોર ડોક્ટર જેવો નથી ને એમ પૂછે બધા એમાંય આપણે સારો ગોતીયે છે તો આ શરીરના રોગ મટાડવા માટે પણ આપણે એક્સપર્ટ જોતા હોઈએ તો પછી ભવરોગ ટાળવા માટે તો સારો સાચો ગુરુ સાચો અને આશ્રય છે એનો કેવડો મોટો પ્રતાપ છે અરે ભાઈ આ બે પૈસાથી બે રૂપિયાની કંઠી દેખાતી હોય કથાકારો એ તમને કદાચ સમજાતું નહીં હોય પણ આ કેવડું મોટું કામ કરે છે મારા બાપલા તમને શું ખબર પડે તમારે આંખો નથી તમે કંઠી ટીકા કરો છો કેવાનું મન થાય છે તમને આંખો નથી પણ કોડા છે એટલે આવાઓની વાતમાં ન આવતા તમે ભલે ગમે મોટા હોય વલ્લભાચાર્ય જે પ્રવર્તન કર્યું તો વલભાચાર્ય મોટા થયા છે બધા રામાનંદજી હોય એ કબીરને કંઠી બાંધતા હોય કે એને મંત્ર દીક્ષા આપતા હોય મોટા થઈ ગયા છે બોલતા શરમ ના આવે કે આપણે ક્યાં જઈને બેસીએ છીએ સજાનંદ સ્વામી મોટા થઈ ગયા છે બધા પણ એની રજમાય ના આવો તમે મોટાનું પ્રવર્તન કરેલું છે એનો થોડોક તો વિચાર કરે કે માણસ આપણે એની એની હેડીમાં ના આપે આપણે એની ટીકા ન કરાય આશ્રો બહુ મોટું કામ કરો ત્યાં સુધી અમદાવાદમાં મોહમ્મદ બેગડા નું રાજ હતું એક ઘટના તમને કહું પ્રસંગ જો આ બધા સહજાનંદ સ્વામી ના થયો એ મોહમ્મદ બેગડા વખતે એમનો દિવાન હતો દરિયાખાન દરિયાખાન ધર્મિષ્ઠ માણસ હતો સાધુઓને પણ સેવતો ફકીરોને પણ સેવતો એટલે જે કાંઈ સત્કર્મ હિન્દુ મુસ્લિમ બંને કોમનું થતું એવું સારું કામ કરે સત્કર્મો કરે ધર્મમાં રૂચિવાળો માણસ ધર્મને આદર આપવા માળો માણસ એની અંત અવસ્થા જેવું આવવા માંડ્યું એટલે દરિયાખાન એ દિવાન હતો મોહમ્મદ બેગડાનો મુસ્લિમ એને થઈ ગયું કે હવે બહુ આપણું આયુષ્ય નથી એટલે પોતે જ પોતાના કબર માટે આ દરિયાખાન ઘુમટ બાંધ્યો અમદાવાદમાં છે ને એ પોતે જ પોતાના માટે દરિયાખાન ઘુમ્મટ તૈયાર કર્યો બહુ મોટો અને પછી એ મૃત્યુ પામો ને ત્યાં દરિયાખાન ને કબર દીધી હવે ત્યાં વિશાળ થઈ ગયા બધું ખરું એટલે ત્યારે ભગવાન સ્વામીના સંતો મુક્તાનંદ સ્વામી વગેરે બધા દરિયાખાન ના ઉતરતા દિવસે બપોરે મધ્યાને ભિક્ષાને કરી આવ્યા પછી ત્યાં પાકશાળામાં જ્યાં કઈ પંડિતજી પાસે ભણ્યા હોય એ પછી ત્યાં અભ્યાસ કરે આરામ કરે એ દરિયાખાંડના ઘૂમટમાં એ તો પ્રચિત કથા છે જાણો છો બધા સત્સંગમાં બધા જાણે છે સંતો ત્યાં ઉતરતા સંતો ત્યાં ઉતરતા એટલે જયારે ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે ત્યાં સંતોષે એટલે શ્રીજી મહારાજ દરિયાખાંડના ઘૂમટી આવ્યા કથા જોજો તો કે આશરો આ બધી કંઠીઓનો ઘણે તો કંઠી પછી કંઠા કે આવા કંઠાની શું જરૂર છે અરે ભાઈ તારા જેવાની જરૂર નથી આવું બોલે એની જરૂર નથી શું આ બધું બોલો છો ભગવાન સ્વામિનારાયણ ત્યાં દરિયાખાં ઘૂમટી આવ્યા ઘટના એ હજી જ્યાં મહારાજ આવે બેસે ત્યાં એ દરિયાખાડ ત્રણસો વર્ષથી ત્યાં હશે બોલો ગતિ થઈ ન હોય કબર માંથી નીકળ્યો દરિયાખાન એકદમ પ્રગટ થઈ અને મહારાજના ચરણમાં દરિયાખાન આપ અલ્લાહ છો પર્વદિકાર છો ખુદા છો મારો ઉદ્ધાર કરો પ્રભુ મારો ઉદ્ધાર કરો હું આપને શરણે છું મને શરણે લ્યો એમ કઈ દરિયાખાને એક દાડમ હતું અને શ્રીજી મહારાજ દાડમ લીધું સ્વીકાર્યું અને દરિયાખાનની સામે કૃપા દ્રષ્ટિ કરી દરિયાખાનનો ઉદ્ધાર કર્યો ગયો દરિયાખાન મુક્ત થયો અને આ સંતો બધા જોઈ રહ્યા મહારાજ આ કોણ ને આ બધું શું મહારાજ કહે દરિયાખાન પોતે હે હા જેનો ઘૂમટ છે અને જેને અહીં કબર દેવાયો છે એ દરિયા ખાંડ ત્રણસો વર્ષ પેલા મૃત્યુભાઈ ત્રણસો વર્ષથી આમ ભટકતા હશે દરિયાખાં આજે પ્રગટ થયા અમારી પાસે આશરોમાં આવ્યો શરણ માંગ્યો અમે એનો ઉદ્ધાર કર્યો ઉદ્ધાર તો મારે નજરે જોયો બસ એ દરિયાખાંડ પોતે હતા સંતો મહારાજ એનું એવું કેવું ભાગ્ય કે એ તમને ઓળખી ગયો નહી મુસ્લિમ પરિવાર જલ્દી એમ કે પગમાં પડે બેસો છો પણ તમને યા અલ્લાહ પરવરદિગાર કરીને પગમાં ના પીડ્યો સમજવા દે એ વાત અને અમને ઓળખી ગયો આ અલ્લાહ પરવરદિગાર એમ કઈ પગમાં પડી ગયો બસ સંતો તમને ઓળખી ગયો તમારા પગમાં નહોતું પડવું અને એવું નહોતું પણ અમારી એને જલ્ખના હતી આજકાલ પણ આ સાધુ છે એટલે ભગવાન આવશે મરમ તો જુઓ એમ સાધુ છે એટલે જરૂર ભગવાન આવશે અને અમે આવ્યા તમે હતા એટલે અહીં આવ્યા નહી અહીંયા અમારે આવવાનું શું બન એમાં રાહ જોઈને બેઠેલો અને આજે શરણે થયો પણ મહારાજ એનું એવડું કેવું પુણ્ય ઓળખી ગયો જયારે જુગારમાં પાંડવો હાર્યા દ્રૌપદી ને હાર્યા દ્રૌપદી ને જયારે વસ્ત્ર ખેંચવાનો ભર સભામાં પ્રયાસ થયો અને બધા જ પૂર્વશીઓ અને બધા બેઠા છે બધી મોટી મોટી હસ્તીઓ પણ બેઠા છે એ સભામાં દ્રૌપદી સમૂહ આ શું કરો છો તમે પરાયી નારી ના વસ્ત્ર પણ આ કુલ કુરુઓની સભામાં ન ખેંચી શકાય આવું ભયંકર કૃત્ય આપણી કુરુઓની સભામાં ન હોય ત્યારે આ તો આપણી કુળ વધુ છે આપણી નારી છે આપણી કુલની સ્ત્રી અને એના વસ્ત્રો અને જયારે આ બધા ગુરુઓ બેઠા હોય માન ભાવ બેઠા હોય અને ત્યારે એક ભાભીની આ લાજ આ લૂંટાય તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કોઈને લોય ક્યાં ઉકળતું નથી એક એક સામે જોઈને કોઈક તો બોલો છે બહિષ્કાર કરીને કાઢી મૂક્યો સંતોષ સાંભળો એ વિકર્ણ એ જ આ દરિયા ખાન દરિયા तो मजा सा द्रौपदी एक भक्त नारी नो पक्ष राख्यो प्रताप बार जन्म मृत्यु थया ज्या थन्मो त्या का राजा थयो थो का दीवान <laughs> જ્યાં જ્યાં જન્મો પાંચ હજાર વર્ષમાં અનેક જન્મો થયા પણ જ્યાં જ્યાં ગયો ત્યાં રાજા થયો છે એ છે કે શ્રી કૃષ્ણ ત્યારે હતા ઋષિઓ હતા કે નતા પણ આશરો ના લીધો તો ભટકણ પાંચ હજાર વર્ષ હવે આ વાત સમજ ને શું થાય એની શું જરૂર ઘરે બેઠા જપ કરો કરી લ્યો થતું હોય તો આ કેટલું ટૂંકું થઈ જાય તો જોવો તમે એક હજાર જન્મે જે ન પતવાનું હોય એક જન્મ પૂરું થતું હોય ત્યારે આ કંઠીની કેટલી મહિમા હોય વિચાર કરો તો વિચાર કરો માટે ભાઈ આ સત્સંગ ગ્રહણ કરવો અને એમાં આપણા જે શરણ મંત્ર છે અદભુત શું એના તો દાખલા આપણે શું વાત કરીએ લાગતો સામાન્ય મંત્ર પણ કેવડું મોટું કામ કરે વિચારમાં વિચારમાં ન રહેવું ઘણા તો લોકો વિચારમાં જ રહેતા હોય છે કે આપણે પહેરશું કંઠી પણ હજી ક્યાં ઉતાવળ છે હજી ક્યાં વાંધો છે હજી તો ઘણો જીવવાનો છે અરે ભાઈ ક્યારે શું થઈ જાય કઈ ખબર છે જિંદગી નીકળી જાય જરૂર પડે આ તો છતાંય આપણો કોઈ આગ્રહ નથી કઈ આ તો જે સત્ય વસ્તુ છે આશ્રય ની એ હું તમને પ્રસન્ન એકદમ વાસ્તવિક ઘટનાઓ તમારી સાથે મૂકું છું જીવન ગુમાવું નહીં આવો આવો જોગ ફરી મળે નહીં આવો જોગ મળે નહીં આવો મનુષ્ય દેહ મળે નહીં અને આપણને આવો સત્સંગ મળે નહીં સત્સંગ બહુ દિવ્ય છે મારે મને બહુ કહેવાય નહીં અને કહેવાય તો તમને મનાય નહીં મહાદિવ્યને અલૌકિક છે કોઈ કહેવા આપણા પુન્ય છે ત્યાં ભેટો થયો છે बहु विचार विचार में रही सत्संग चूकव नहीं दृढ़ रहू एट प्रेमान स्वामी हे ये क्या भाव थी प्रेमान स्वामी कहता है जेने भजता छूटे फ પછી ની કડી જોવા લાગીશું કઈ છે કે સમરુ પ્રાગ પછી ત્રીજી કડીમાં એમ કહ્યું કે સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને સમરૂપ પ્રગટ રૂપ સુખ રૂપ અને સ્વરૂપ ભિન્ન છે જુદા છે ને ફરીથી કે હાર્ડવેર ને સોફ્ટવેર હાર્ડવેર છે એ રૂપ કહેવાય અને સોફ્ટવેર છે એ સ્વરૂપ કહેવાય આ આપણે બધા દેખાય છે આપણે આકાર પ્રકાર જે દેખાય છે એ રૂપ છે પણ આપણે અંદરથી કેવા છીએ એ આપણું સ્વરૂપ છે એમ ભગવાનનું રૂપ રામરૂપ શ્રી કૃષ્ણ રૂપ નરનારાયણ રૂપ લક્ષ્મીનારાયણ આ બધા જુદા જુદા રૂપ છે પણ ભગવાનનું સ્વરૂપ કેવું છે સચિદાનંદ સ્વરૂપ છે સત એટલે છે છે ને છે ક્યારેય નહોતા એમ નહીં ક્યારેય નહીં હોય એવું પણ નહીં સત છે ચિત છે ચિત્ત એટલે જ્ઞાનમય છે પ્રકાશરૂપ છે અને ચેતન છે નહીતર તો માયા પણ સત છે એ અનાદિત છે માયા એ કાંઈ પહેલાં નહોતી પછી નહીં હોય એવું નથી માયા સત છે પણ એ જળ છે અને અજ્ઞાનરૂપ છે ત્યારે ભગવાન કેવા છે ચેતન રૂપ છે જ્ઞાનરૂપ છે પ્રકાશરૂપ છે અને આનંદરૂપ છે માયામાં આનંદ નથી ભગવાનનું સ્વરૂપ સચ્ચીદા આનંદ છે આનંદ આનંદ આનંદ બસ એમાં એમાં હાડચામનો ભાવ તો આપણે જ લાવીએ પણ હાડચામ નથી ભગવાનમાં તો મેરો આનંદ જ ભીરો છે એવું ભગવાનનું સ્વરૂપ છે અને કેવું જ પછી તો ઘણા તત્વિક રીતે ભગવાનના સ્વરૂપનું વર્ણન વેદો ઉપનિષદમાં આવે સત્યમ જ્ઞાનમ અનંતમ આ ભગવાનનું બધું સ્વરૂપનું વર્ણન છે સત્ય સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે અનંત છે ભગવાન અનંત છે એની ઐશ્વર્ય અનંત છે એની લીલાઓ અનંત છે એના રૂપ અનંત છે એનું નામ અનંત છે એનો પ્રભાવ અનંત છે વિભૂતિ અનંત છે દેશ કાળ એની કે સીમાડાઓ કે રોકી નથી શકતા કે ભાઈ અમેરિકામાં ન હોય ને અહિયાં હોય ને એવું નથી ક્યાં નથી એમ અનંત અનંત છે એવું ભગવાન સ્વરૂપ છે તો રૂપ અને સ્વરૂપ ભક્તિમાર્ગી આપણે બધા ભક્તિમાર્ગી કહેવાય સુરદાસ મીરાબાઈ તુલસીદાસજી નરસિંહ મહેતા આ બધા કોણ છે ભક્તિમાર્ગી છે ભક્તિમાર્ગી જે બધા ભક્તો છે એ બધા રૂપને ચાહે છે રૂપને ધ્યાન કરે છે રૂપનું ચિંતન કરે છે જ્ઞાન માર્ગી જે જ્ઞાનીઓ છે એ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરે છે એમાં એને લગાવ છે સચ્ચિદાંદ નિરાકાર સર્વત્ર વ્યાપક એવું છે બ્રહ્મ એનું ચિંતન જ્ઞાન માર્ગીઓ કરે છે જ્ઞાનીઓ એ જ્ઞાન માર્ગીઓમાં ખાસ પણ જે કેવળ તત્વજ્ઞાન ઉપર ભાર દઈ આત્મસાક્ષાત્કાર ઉપર જેનો ભાર વિશેષ હોય એવા જ્ઞાનીઓ ભગવાનના સ્વરૂપનું વધારે ચિંતન કરતા હોય ભગવાનના ભક્તો રૂપનું ચિંતન કરે છે અને ભગવાનના ભક્તોનું એક ખાસિયત એ છે હું કોનો છું સતત એને એનો ભાવ હોય હું કોનો છું જ્ઞાનીઓને શું હોય હું કોણ છું હું એ માય સતત ખોજ હોય તો શેની હોય રમણ મહર્ષિ શું કરે પેલા હું કોણ છું હું કણો છું રાત દિવસ કે તમે વિચાર કરો અને ખોડો હું કોણ છું હું કોણ છું કોહમ કોહમ શંકરાચાર્ય જ્ઞાની છે એટલે જે ભજગોવિંદ આવે તો એમાં કોહમ તો આવે જ કોણ છું કોણ છું ચિંતન હું કોણ છું એમાં સમાવેશ તો આપોઆપ પછી એને થઈ જાય છે ખૂબી લીટી છે અંગ્રેજી વર્ડ ખૂબી લીટી કોઈ ડિક્શનરીમાં મળે નહી હું કોનો છું એટલા માટે એ સતત ભગવાનના નામનું એ જેનું માને છે એના રૂપનું એના ગુણનું એના સ્વભાવનું એનું ચિંતન જ કર્યા રાખે અને એમાં જ એને રસ છે એમાં જ મધુર છે હું કોનો છું એના ચિંતનમાં જ એનો રસ છે આ સમાજમાં કોઈને મનાઈ જાય કે હું કોનો છું હું કોની છું તો પછી એનું ચિંતન ક્યાં કરીએ તો આમ છેલ્ તો આમ છે તો આમ છે એ તો આમ છે આમ છે એવું જ કરે ને પેલા લોકો એ સચિદાવાનંદ્રહ્મનું ચિંતન કરે અને ભગવાનના ભક્તો છે ભગવાનના નામનું રૂપનું ગુણનું સ્વભાવનું એનું ચિંતન કરે અને જ્ઞાનીઓ ભગવાનના પ્રભાવનું ચિંતન કરે પણ આજે ભક્તિ માર્ગી જે બધા ભક્તો છે એનો માર્ગ સરળ છે અને જ્ઞાન માર્ગીઓનો માર્ગ અતિ કઠણ છે કારણ કે આમને ભગવાનના શરણાગતિ નામ રૂપ નો આધાર તો થોડાક પૂરતો લે ને પછી પાછો છોડી દેવાનો આશય હોય કે બધું પછી મૂકી ને સ્થિર થઈ જાવ એટલે કથણ બહુ કારણ કે પોતાના બળે તરવાનું છે અને અહિયાં ભગવાનના બળે તરવાનું છે સરળ છે એનો અર્થ એવો નથી કે એને પ્રાપ્તિ કઈ ઓછી થાય છે અરે બહુ વિશિષ્ટ પ્રાપ્તિ ઉત્કૃષ્ટ પ્રાપ્તિ થાય છે સરળ હોવા છતાં ભક્તિ કી સાધન કહ હું બી આપણે આપણે કહીએ છીએ આ તો ભાગવત રામાયણ ગીતાના બધા આધારભૂત કથનો છે રામચરિત માનસમાં તુલસીદાસ લખે છે ભક્તિ કી સાધન કહ હું બખાની સુગમ પંથ મોહિ પાવિ પ્રાણી પંથ સુગમ અને મને પામી જાય એટલે તો એ જ કરાય ને આપણે કે મધ અને પાછું આંકડે પાછું માખ્યો વગર નહીં મધ મેળવું ગીતાના બારમાં અધ્યાયમાં ભગવાને તો સ્પષ્ટ કહ્યું છે કે મારા રૂપનું મારા સાકાર રૂપનું સગુણ સ્વરૂપનું જે ભજન આશ્રય કરે છે એ અર્જુન મને વધારે પ્રિય છે અને વધારે પ્રિય હોવાથી હું શું કરું છું કે સૌની પહેલાં હું દોડીને મારે જાતે જેનો તત્કાળ આ સંસાર સાગરથી એનો હું પોતે જાતે ઉદ્ધાર કરું છું હવે સામેથી આવીને જો ભગવાન ઉદ્ધાર કરતા હોય એનાથી બીજી મોટી પ્રાપ્તિ કઈ અને ભક્તોને માટે જ ભગવાન અવતાર ધારણ કરે છે જ્ઞાનીઓ માટે ભગવાન ક્યાંય દોડતો નથી ક્યારેય નહીં કારણ કે એક બહુ સીધી સાદી દોહા જેવી વાત છે તમે જુઓ પંડિત ભગવાન એનાથી ભગવાન વીસ ગાવેમી ની આસપાસ પ્રેમી હોય એની આસપાસ ભગવાન આટા મારે પણ જે વિશ્વાસી ને શિષ્ય વિશ્વાસી છે એને તો માથે ભગવાન છે આટલી વાતમાં પણ બધો સાર કહી દીધો બાપાઓ ભગવાન પ્રેમીઓને માટે દોડીને આવે છે એના પ્રેમીઓને લાડ લડાવા માટે આવે છે એ સામેથી દોડીને જાય છે મીરાબાઈ સામે દોડીને જાય શબરીને ત્યાં સામે દોડીને જાય નરસિંહ મહેતા પાસે સામે દોડીને જાય જ્ઞાનીઓ માટે દોડ્યા નથી જ્ઞાની નો ભગવાન ક્યારે ભૂખ્યો ના થાય તરસ્યો ના થાય એને ઊંઘ ના આવે કશું ના આવે અને ભગવાન પ્રેમી ભક્તોનો ભગવાન એને ભૂખ લાગે એને ઊંઘ આવે એને બધું થાય અને બધું પ્રેમથી સ્વીકારે એવી એ પ્રેમીઓની ગાથા છે ભગવાન ભક્તની એનો અર્થ પાછો એવો પણ નથી કે પ્રેમી જે ભક્તો છે એમાં જ્ઞાનની કચાશ રહી જાય છે એવું પણ નથી નરસિંહ મહેતા જ્ઞાનની કચાસ હતી એનું તત્વજ્ઞાન આપણે ઉકેલી નથી શકતા બોલો એવું લખ્યું છે કેટલાય મથે છે જ્ઞાનની કચાશ નથી એ પુરા તત્વજ્ઞાની હોય છે પણ એનું તત્વજ્ઞાન પ્રેમના પ્રેમના સંપુટમાં છે એ વલભાચાર્યજી કે જ્ઞાનની કચાશ છે રામાનુમાં ક્યા જ્ઞાનની કચાશ છે જ્ઞાનીઓ પણ છે પણ એનો પ્રમુખ ભાવ પ્રેમ છે જયારે પેલા જે જ્ઞાનીઓ છે એ હશે જ્ઞાનીઓ પણ એનું જ્ઞાન કોરું છે એમાં પ્રેમની કચાશ છે પ્રેમીઓમાં જ્ઞાનની કચાશ નથી પણ જ્ઞાનીઓમાં પ્રેમની કચાશ છે લીલાઓમાં તો એને એ સ્વાદ છૂટી જાય છે એટલે અધૂરું છે ભાઈ એટલે જ તો ભાગવત માં ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણ જોયું કે જ્ઞાની તો બહુ છે પણ પ્રેમની વ્યાપક છે એ તમે નિરાકાર નિર્ગુણ ભગવાન નું ધ્યાન કરો શું ગોપીઓ હસી છે કારણ કે ઉદ્ધવજી આવીને સીધું એમ કહ્યું કે હું મથુરાથી કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું અને ગોપીઓ હસી પડી તમે જ્ઞાનની વાત મોટી કરો છો ભગવાન ક્યાંય જતો નથી ને ક્યાંય આવતો નથી તો જતો નથી તો સંદેશો ઉદ્ધવજીને ગોપીઓ વાત કરી તમે વાત કરો છો પણ અમારે તો આવો કૃષ્ણ ખપે છે તમારો નિર્ગુણ છે બાપ કોણ છે માં કોણ છે એ બધું અમને બતાવો ચાલો અમારે તો અમારે બથમાં ગાલી ને એવો કૃષ્ણ જોયે છે એના પ્રેમ આગળ વધુ પીગળ્યા અને એના જ્ઞાનમાં પ્રેમનો સંપૂર્ણ થઈ ગયા સુખદેવજી મહારાજ પણ નિર્ગુણ માં સ્થિતિના મધુર શ્લોકો સાંભળ્યા ત્યારે એની ભાવ સમાધિ આ જ્ઞાન સમાધિ પણ તૂટી ગઈ અને ભાગવત ભીડ્યા અને ભાગવતમાં કબૂલાત કરી કે પરિનિષ્ઠી તો ઉત્તમ શ્લોક લીલિયા ગૃહ ચેતા છે આખ્યાન યદધિતવાન પરીક્ષિત મારી તો નિર્ગુણ માં સ્થિતિ થઈ ચૂકી હતી છતાં હું આ કૃષ્ણની લીલાઓને ભણ્યો છું દાન કરું છું કે આમાં આ સ્વાદ એવો છે કે પેલા સ્વાદ ને ભૂલાવી દીધો સ્વાદ બેવડાય તને પ્રેમીઓ ભક્તોને વેવલા ન માનવા કાચા ન માનવા ઓછા ન માનવા નત્ર આ શું છે કે આ બધા એ તો ભોળા લોકો છે ઝાંજ મંજિરા ખખડાવે પણ એનું ઝાંજ મંજિરું ચૌદ લોક માં ગાજી મંજુર કાશીમાં સંજ્યાસી ની એને નરસિંહ મહેતાનું બધું આ જાણ્યું કે ન્યા આવી લીલાઓ થાય છે ભગવાન નો ભક્ત છે બહુ લોકોની પાછળ પડે છે તે કાશી લાકડી પછાડતો પછાડતો જુના ઘટાયું અને કોઈને પૂછ્યું કે નરસિંહ મહેતા મારે મળવું છે નરસિંહ આમેપી નાખીનેરિંમે આ હાલ વૈષ્ણવ ઉડાડતો આવે અને સંધ્યાસી સામે ગયા નરસિંહ મહેતા ને ભેટ નરસિંહ મહેતા દંડોદ કિરા તો કેર લાગ્યા બરાબર ટોપી ઉતારી કરતાલી એક બાજુ મૂકી મારા તો મહાભાગ્ય ધન ભાગ્ય સાધુ પુરુષ આંગણે પધારી શેરીમાં ભાઈ વાત સાંભળ પેલા હા કેવો બાપા જ્ઞાન શ્રેષ્ઠ છે અને તમે ભક્તિ શ્રેષ્ઠ કહો છો સાચું છે મહારાજ સાચું ન હોય તો કાશી થી તમે આો હવે આને શું કેવું લ્યો તમે કાચા માનવા નહીં એ પ્રેમાનંદ સ્વામી બીજા પદોમાં પણ કે છે કે આમ તો સહજાનંદ રૂપ છે મત વારે ભાવે કોઈ ગારે કહે ગાય કોઈ કારે અમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે એમ રૂપ છે ભાઈ તમે જે કહો તે કારણ કે આ રૂપ ના ઓછી પ્રાપ્તિ એ નથી અને સ્વાદ પણ બેવડો છે બ્રહ્માનુજાચાર્ય જે બઉ સરસ કહ્યું છે કે સાકર થવી કરતા સાકર સ્વાદ લેવો સારો સાકર થવું સારું કે સાકર સ્વાદ લેવો સારો હા એમ બ્રહ્મરૂપ કેવળ થઈ જવું એ સાકર થઈ ગયા જેવું છે પણ બ્રહ્મરૂપ થયા પછી પરબ્રમ જે સ્વાદ લેવો ને એમાં જ મજા છે એ આ ભક્તિ માર્ગ છે અને શિક્ષાપત્રમાં મહારાજ એ જ કહ્યું નિજાતમાનમ બ્રહ્મરૂપમ દેહ ત્રયોગ વિભાગ તેને કરતી કૃષ્ણ સર્વદા ભ્રમરૂપ થઈને અરે રચનામૃતમાં તો મહારાજે ત્યાં સુધી કહ્યું છે કે ખરેખર ભક્તિનો આસ્વાદ અને અધિકાર જ બ્રહ્મરૂપ થયા પછી જ મળે છે એટલે બ્રહ્મરૂપ નથી થવાનું ભક્તિ માર્ગમાં એવું નથી થવાનું છે પણ એને ભગવાનના પ્રતાપે સહજ થઈ જાય છે ભગવાનની ઉપાસનાથી જ થઈ જાય છે અને પહેલાને થાય છે કે નહીં એ શંકાને સ્થાન છે એ ઘણો આખો જુદો ચર્ચાનો વિષય છે તો એવા રૂપના ઉપાસની શ્રેષ્ઠતા પ્રાપ્તિની શ્રેષ્ઠતા ભગવાનની કૃપાનું પાત્ર ભગવાન સરત સતત પાછળ ને પાછળ આગળ ને આગળ ચારે કોલ ફેરા તો એનાથી બીજું મોટું શું એવા માટે હંમેશા છે ને ભગવદ્ ભક્ત બની રહેવું ભગવાનનું રૂપનું ધ્યાન કરવું ભગવાનના નામનું કીર્તન કરવું જે ફાવે તે નવ પ્રકારની ભક્તિ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સક્ષમ આત્મનિવેદન નવ પ્રકાર છે નવમાંથી ભાઈ ફરતી ફરતી સૌ બધા જે કરતા હોય એ બધું ભક્તિ કરવાની છે પણ ગણા શું છે કીર્તન ગમતા હોય ને તો પછી નામ જપ કરતા એની ટીકા કરે ભાઈ એમાં નહીં તમે કીર્તન કરો તો ભગવાન રાજી થાય અરે ભાઈ જેને જે રૂચિ કરે નામ જપ કરવા વાળા હોય તો કીર્તન વાળાનું એમાં એને વધારે સ્થિરતા આનંદ આવશે અને પ્રાપ્તિ થશે જલ્દી રૂપ ભક્તિ માર્ગ પ્રિય છે તો પ્રમાનંદ સ્વામી એટલે કહે છે સમરું પ્રગટ રૂપ સુખધા પણ એક શબ્દ હજી સમુ કરો આમ સામે બેઠા છે અને હું સમરું છું મજા એની છે ભાઈ સમરું પ્રગટ રૂપ સુખધા કેટલાય એ તમે કવિઓ થઈ ગયા છે આજ પેલાના એના કાવ્યો વાંચી આવજો એમાં આવા શબ્દો નહીં આવે તો કેજો ત્યારે આ સહજાનંદો જોવો કવિ બધા સમરું પ્રગટ રૂપસુ ધામ એ જે કહેવાય સામે બેઠો છે હું ગાઉં છું એ જે કહેવાય સામે બેઠો છે હું એનું સ્મરણ કરું છું એ જે કહેવાય સામે બેઠો છે સહજાનંદ હરિ પ્રગટ થયા એ સામે બેઠા છે અમે ઉપાસના કરે છે ભજન કરે છે આવો ભાવ ક્યાંથી આવે સમજવાની પાછી એમાં મોટી એક વાત છે બહુ જ મીઠાસ જો તમે સમજાય ને એમાંથી એટલું બધું કહી શકાય એમ છે એટલું બધું કહી શકાય એમ છે કે આપણી જ્ઞાનની પોથી ટૂંકી પડી જાય પણ આપણને જેટલું સમજાય પછી એટલું જ કહેવાય પ્રગટ શબ્દ વાપરો છે સમરું પ્રગટ રૂપ સુખ ત્યાં પ્રત્યક્ષ શબ્દ વાપરી શક્યા હોત સમરું પ્રત્યક્ષ રૂપ સુખ ધામ ગાવામાં વાંધો ન આવે અને કહી શક્યા હોત પણ પ્રત્યક્ષ શબ્દ વાપરો નથી શું વાપર્યું પ્રગટ અને આપણે સંપ્રદાયમાં ભાવમાં પ્રત્યક્ષ કોને કહેવાય પ્રતિબદ્ધતા અક્ષ આંખ સામે હોય એને પ્રત્યક્ષ કહેવાય અત્યારે તમારા માટે હું પ્રત્યક્ષ મારે માટે તમે પ્રત્યક્ષ છો સામે છો ને આંખની સામે એને શું કહેવાય પ્રત્યક્ષ અને આંખ થી જે પર છે એને પરોખ શક્યા હોય આંખ જ્યાં પહોંચતી નથી એને પરોક્ષ સવારનો સમય છે આઠેક વાગ્યા છે સૂરજ ઉગી ગયો છે પણ આપણે સૂરજને પીઠ દઈને ઉભા હોઈએ તો આપણને સૂરજ પ્રત્યક્ષ નથી આંખની સામે છે પ્રગટ્યો છે પણ આપણા માટે પ્રત્યક્ષ નથી કેમ આપણે પીઠ દઈને ઉભા છે એમ અત્યારે રામ પ્રત્યક્ષ નથી સદે ધરતી ઉપર નથી શ્રી કૃષ્ણ સદેહ ધરતી ઉપર પ્રત્યક્ષ માનવરૂપે નથી એમ સહજાનંદ સ્વામી પણ આંખની સામે મનુષ્ય દેહ પ્રત્યક્ષ નથી પણ પ્રગટ તો છે વિશિષ્ટતા એ સમજવું પડશે એટલે પ્રગટ શબ્દ વપરાય છે ભૂલ આપણી છે કે આપણે પીઠ દઈને બેઠા છીએ કહેવા દો પ્રત્યક્ષ પણ એટલા જ છે પણ આમ સેજ આમ જ કરવાની જરૂર છે બસ આમ આપણે પીઠ દઈ પ્રત્યક્ષ થાય કે નહીં એમ આ સહજાનંદ સ્વામી સંપ્રદાયમાં આમ જ કરવાનું છે એટલે તમારે પ્રત્યક્ષ છે આટલું છે આટલું પ્રગટપણું છે આટલું પ્રગટપણું છે આટલું પ્રગટપણું છે બસ સહજાનંદ હરી પ્રગટ છે જો પેલી તમને વાત આ એટલો બધો પ્રશ્ન છે ને વિદવત ભોગ્ય છે આમ તો આ પ્રગટનો અને પ્રત્યક્ષનો એ આપણે છતાંય સારી છે જુઓ ભગવાન રામચંદ્રજીને ઉપાસ છે બધા લોકો છતાંય એવડો મોટો વર્ગ છે જે હજી એમ કહે છે કે રામ થયા નથી તમે ક્યાંક વાંચ્યું તો હશે એવું તમારે સાંભળવામાં પણ આવ્યું હોય છે આ તો રામાયણ એક મહાકાવ્ય લખાયું વાલ્મી લખ્યું અને એ બહાને ઉપાસના શરૂ થઈ ગઈ બાકી રામ થયા જ નથી કોઈ ઐતિહાસિક પાત્ર નથી આ તમે સચ્ચિદાનંદજીને તમે વાંચો એવા બીજા ઘણા અદ્યાપી પરંતુ પિષ્ટ પિંજ ચાલ્યા કરે એમ શ્રીકૃષ્ણ એમાંય શંકાઓ કરે છે એ મહાભારતીય મહાકાવ્ય છે લખાયું એને આધારે આ ચરિત્ર પ્રસિદ્ધ થઈ ગયું બરાબર છે હા દ્વારિકાના અવશેષો મળે છે બીજા બધા અવશેષો મળે છે મતલબ કે સ્થાન અવશેષો મળે છે પણ શ્રી કૃષ્ણ થયા હતા એવા કોઈ પુરાવા મળતા નથી અને વાત સાચી એના શું પુરાવા મળે એટલે ઐતિહાસિક પાત્ર નથી એમ લોકો કહે છે આપણે તો માની છીએ અને ઉપાસીયે છે કે ભગવાન શ્રીકૃષ્ણ થયા જ હતા રામચંદ્રજી પણ પ્રગટ થયા જન્માષ્ટમી આવું બધું છે અને એ પણ એમાં ઉલ્લેખ કર્યો કે આ ગાંધીજી છે એ મહાભારત જે યુદ્ધ છે એને એ રૂપક જ માનતા ગાંધીજી પોતે કે એવું ભયંકર યુદ્ધ આ હોનાર જેવું ખેલાયું હોય અને અસંખ્ય લોકો મરી ગયા અસંખ્ય બહેનો વિધવા થઈ હોય એવું યુદ્ધ ખેલાયું હોય એવું હું માનતો નથી પણ આ યુદ્ધની જે કથા છે એ મારા તમારા અંતઃકરણમાં ચાલતી યુદ્ધની કથાનું રૂપક છે એમ ગાંધીજી માનતા એ ઘણા માને છે અને બંધ પણ બેસી જાય શંકાઓ છે ને મને બતાવો અમારી એક પણ શંકા સહજાનંદ સ્વામીમાં હોય તો કહો છે બસ આ પ્રગટપણું છે કેમ નથી કહી શકતા આજ સો સોરે વરા સોના વા તોય જાણે હજુ તાલસ વારની વાત રે સજાનંદ સ્વામી જોતા શ્રીજી મુન સામ અરે દરબાર ને એના એ ઓરડા એનાયે તોરણ ચાકળા હિંડોળા ખાટ રે સજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મુ સામ એને પહેરેલા ખેસ એને પહેરવેલી નાળા પણ કે છે પુરાવા નથી આ જો અત્યારે એમાંથી બોલતા નથી બોલતા છે તો આપને સંભળાતું નથી બસ એટલું જ આજ પ્રગટ છે એમના કરેલા દાતણ જમેલી શેરડીના છોતા એમના નખની આંગળીઓના નખ આંગળીઓના નખ શીખાના કેસ કેટલા પાસે પહેરેલી મોજડીઓ જાતભાતની શિયાળામાં પહેરેલી ટોપી હાથના મોજા કેવા સુરવાળ કેવા જામ કેવી ડગલી કેટલી કેટલી ચીજવસ્તુ એના નાહેલા જળ મળે શું શું વસ્તુઓ છે કેટલી સંગ્રહાલયો કેટલી કેટલી સચવાય આ બધા પ્રગટ પ્રમાણ પુરાવા છે સહજાનંદ સ્વામી હતા થયા છે કોઈ ઇનકાર કરે એ ભાઈ હું છે વિચાર કરું ને તો મને એમ લાગે કે સત્સંગને બસો સવા બસો વર્ષ થઈ ગયા છે આમ મને જે ફીલ થાય છે એ તમને કહું છું સત્સંગનો વિચાર કરો ત્યારે મને એમ લાગે કે સત્સંગને સવા બચો બસો સવા બસો વર્ષ થઈ ગયા છે કારણ કે રીતિ નીતિ બધું જોઈને એમ લાગે કે ઘણું બધું ઝાંખું પીળી થયું હતું એમ થયું કે આ બસો સવા બસો વર્ષ થયા એટલે આવું થયું સત્સંગનો વિચાર કરીએ તો સવા બસો વર્ષ જેવું લાગે પણ હું ભાઈ ખરેખર ખરેખર કહું છું કે જ્યાં જ્યાં દર્શને જાય જે સહજાન ચીજ વસ્તુઓ જોઈને આ બધું વિચારીએ ત્યારે જયારે જયારે સહજાનંદ સ્વામી વિચાર કરું ત્યારે મને એમ લાગે કે પચીસ ત્રીસ વર્ષ પહેલા જ સહજાનંદ સ્વામી ગયા છે જરાય આભું નથી આવું આવું સતત મને લાગે બસ ગયા એને હજી બસ પચીસ ત્રીસ વર્ષ ગયા અક્ષર લક્ષ્મીવાડીમાં પગ મૂકી એમ જ લાગે પચીસ ત્રીસ વર્ષ પહેલા અગ્નિ કર્યો છે લાગે જ નહીં બસો વર્ષ ઉમે એ દાડાના દરબારમાં લીમડાના નીચેમાં આળોટી એમ જ લાગે બે થોડોક ફાંસલો થઈ ગયો એ આપણે વીસ વર્ષ મોડા પીડ્યા જ લાગે આનાથી બીજું પ્રગટપણું કયું હોય શકે તમે અદભુત અને ભાઈ એ સહજાનંદ સ્વામી એ પોતાનું જ સ્વરૂપ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાયો વિશ્વમાં ખોળવા જાય ભાઈ એ જ સહજાનંદ સ્વામી એ ગઢપુરમાં ગોપીનાથજી પધરાની ભાવભીઓ પુરુષોમાં એવી આંગળીઓ હાથની ને નખની આ ચરણ મને દેખાતી નથી એવા અંગૂઠો એટલો કેવો સરસ છે આમ તમે જોઈ જ રહો એની પેલી આંગળી તમે આમ જોઈતો રહીજો દર્શન કરજો આપણે તો આમ ફોટામાં ચિત્રમાં જોઈએ છે કેવી સુંદર આંગળીઓ રાખ્યો છે મને આંખો બંધ કર્યા વગર એ ચરણ જે આમ રાખ્યો છે ને હું તમારે અત્યારે વાત કરું છું તો મને દેખાય છે એટલો મને અહી ઉતરી ગયો હું તમારે વાત કરતો હોય તો મને ચરણ ફરતો દેખાય છે બધા અત્યારે આમ તમારા મારા હમ ખાઈ ને છું મને ચરણ દેખાય મારે એના માટે આંખ બંધ કરવી પડતી જ નથી એ ચરણ જે આમ રાખ્યો છે એ ચરણ મને એમ જ દેખાય છે આ મૂર્તિઓ એમણે જે પધરાવી આ પ્રગટપણું છે પ્રગટપણું છે બીજા ગ્રંથોમાં હજી શંકા થાય છે ભાગવત ઉપર પણ શંકાઓ ચાલે છે કે બોપદેવે લખ્યું છે પછી થી લખાયું છે વ્યાસય નથી લખ્યું બધી બહુ વિદ્વાનોમાં વિદ્વાનો અર્થ જે છે તમારી શ્રદ્ધાંત તોડવી એવી ખણખોદ કરે કે પછી તમને ક્યાંય ના રહેવા દે એવું સંશોધન ખોલી કાઢ્યું હમણાં નહીં એક મહાત્માજી કઈક ક્યાં અયોધ્યામાં કેવા કોઈ બુર્થલ મહાત્મા એ તુલસીદાસજી ના ભૂલો ખોલી કાઢી આત્મા છે એ તો બહુ બધાને ખબર પડે તો માર પડી જાય આ તો દયા રાખીને અમુક સાધુ વિફરતા નથી હોતા શાસ્ત્ર કઈ વિધ્વતાથી મપાય છે ભાઈ હે એટલે ભારતમાં શંકાઓ થયા કરે છે કયા દિવસે કઈ તિથિ સહજાનંદ સ્વામી ક્યાં બેઠા તા શું પહેર્યું હતું કોને પૂછ્યું શું જવાબ આપ્યો હતો એ ડે ટુ ડે ડાયરી ડે ટુ ડે વચનામ્રત લખાયેલું છે તારીખ સહિત શિક્ષા પતિ તારીખ સહિત આપી અને આ વચનામાં ત્યાં ડેટ પ્રગટપણું છે ભાઈ પ્રગટપણું છે હમ પ્રગટ બિરાજે છે અરે આપણે આપણે જે શનિવારના ઉગમના દ્વારના ઓરડે લીંબૃક્ષ ની સામે પ્રેમાનંદ સ્વામી રચ્યું અને ગાયું એટલી ઐતિહાસિકતા છે આથી બીજું વિષય શું જોયે છે તમારે પ્રગટ આગલા ક્યાંક પ્રવચનમાં હું રવિવાર લગભગ એક બોલી ગયો છું પણ શનિવાર છે ફેબ્રુઆરી ઈસવીસન અઢારસો ચોવીસ શનિવારના બારના ઓરડા લીંબ વૃક્ષ સામે પ્રેમાનંદ સ્વામી આ રચના કરી અને ગાઈ હમ સહિત મળે અને બધા જ કવિઓના કીર્તનો ફૂંફોળ છું પણ આમ સામે બેસીને સંભળાયેલા હોય અને જે ભગવાન પોતાનો ઈષ્ટ સામે બેસીને સાંભળતો હોય એવી ઘટના એવા કીર્તનો ક્યાં મળે આ ભક્ત ચિંતામણી ગ્રંથ એ ઓરડી હજી છે એની એજ એના એજ ઓરડા હા બે ઓરડી આપે અને જેના માટે રચાયું છે એ પરાત પર પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી એ વાંચે અને નીચે આપે બરાબર છે સ્વામીજી બરાબર છે એ ગ્રંથ આપણી પાસે એક એક વસ્તુ તમે જુઓ અને કયા ભગવાન નું આવું વર્ણન હશે કે એમના શ્રીઅંગમાં ક્યાં ક્યાં તિલ છે ક્યાં ચિહ્ન છે ત્યારે સહજાનંદ સ્વામીના પીઠ પાછળ એક મોટો તિલ છે ત્યાં સુધી લખ્યું છે એને દાઢમાં શ્યામ તિલ છે એ પ્રેમાનંદ સામે ન લઈ દાઢમાં દાંત પાછળ દાઢ લાઇન શરૂ થાય એક દાઢમાં તિલ છે શ્યામ નાની ટીબકડી છે યંત લખ્યું છે આ પ્રગટ નહી તો શું કેવાય છે એ પણ લખ્યું પરથારો વચનામ્રત નો જે કહેવાય ને એમાં આ ભલે ગીતોમાં છે કીર્તનોમાં છે પણ ક્યારેક છે ને પથારો ભાવથી વાંચજો અદભુત છે બીજી પોતાના ઈષ્ટદેવ એટલે કે ભગવાનના બીજા જે જે અવતારો થયા તે ભગવાનની સ્વાભાવિક ચેષ્ટા કેવી હતી એ કોઈને લખી છે ત્યારે અહીંયા સહજાનંદ સ્વામી લખે સંતો કે સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ એ જયારે છીંક ખાય ત્યારે એક બે ચાર છીંક ખાય છે કેવી સ્વાભાવિક ચેષ્ટાઓ ઘણી ચાલે છે ત્યારે ડાબા હાથને આમ કેડ ઉપર આમ મૂકીને ચાલે છે સભામાં બેઠા હોય ત્યારે આ ડાબા પગને જમણા સાથળ ઉપર મૂકે છે અને જમણા હાથની પેલી બી આંગળીઓથી ઉર્ધ્વરેખામાં આમ ફેરવવાની ટેવ છે ઊર્ધ્વ રેખામાં આમ આંગળી ફેરવે છે લઈ કોઈ અવતારો નું નિરૂપણ થયું હોય હું સમજાવું છું શું ખબર છે શું પ્રગટ પણ હજી કેવા જેવી વાત બાકી છે બે આંગળીઓને લલાતમાં તિલક કરતા હોય એમ આમ ઉભી ફેરવે છે આમ આમ ફેરવીને સુવાની ટેવ છે કેવી કેવી ચેષ્ટાઓ સ્વાભાવિક એ પ્રેમાનંદ સ્વામી લખે છે કે આના માટે એકાંતમાં બેસીને સાદો ઋષિયો સીધો આ સહજાનંદ સ્વામીની સ્વાભાવિક ચેષ્ટાઓનું ગુલતાન થઈને ચિંતન કરે છે એવું બધું લખ્યું છે પણ આપણને કોઈને આ પ્રથમ શ્રી ગાવાનો અવસર નથી એ ગોપાલનંદ સ્વામી પ્રવર્તન કરાવ્યું રોજ રાત્રે આપણે પ્રથમ શ્રી હરીને ચરણે શિષ્ણ વાવું અને વંધુના પદ ગવાય ગોપાલ સ્વામી ગોઠવ્યું છે ન ભગવાન હૈયા માં નથી આવતો અરે પણ કઈક કરવો તો આવે કરવાના સાધન તો આપ્યા છે ઘરમાં ખાવાનું પીડ્યું હોય દવા પડ્યું હોય ખાઈએ નહીં દવા લઈએ નહીં તો સાદો ક્યાંથી થાય સ્વાભાવિક ચેસ્ટાઓની નોંધણી ક્યાં હોય પ્રગટ છે સાતમી પેઢી આઠમી પેઢી આજે આપણે એ જ પરંપરા નામ લઈને આપી શકો સાધુ એ દીક્ષિત પરંપરાઓ જો એના એ સાધુઓની પરંપરા ચાલી આવે સહજાનંદ આપણી વાત કરીએ તો તમે જોવો ને કેટલા હરખની વાત છે સહજાનંદ સ્વામી ભગવાન સ્વામી એમના શિષ્ય ગુણાદિત સ્વામી એમના શિષ્ય ધર્મ સ્વરૂપ દાદી સ્વામી એમના શિષ્ય ગોપીનાથ દાજી સ્વામી એના શિષ્ય ગુરુદેવ ધર્મજીવન શાસ્ત્રીજી મહારાજ એમના શિષ્ય આ બધા તમારી સામે પ્રગટ પ્રમાણ બેઠા છે આથી બીજું પ્રમાણ ક્યુ હોઈ શકે એમ એમના પ્રવર્તાવેલા નિયમો હજી સંતો ભક્તો પાળતા હોય એ પ્રગટ છે અને સૌથી મોટી વાત સજાનંદ સ્વામીને જ્યારે પોતાનું શરીર છોડી આ લોક છોડીને જવું છે ત્યારે બધા જ સંતોને દાદાના દરબારમાં એકત્રિત કર્યા છે વાંચો એ ભક્ત ચિંતા મળી અને એમને આગળ શ્રીજીએ પ્રસ્તાવ મૂક્યો કે મારે જે કરવું હોય એ બધું જ કાર્ય પૂરું થયું છે હવે મને રજા આપો મારે જવું છે હમ અને પછી જે કહ્યું છે તમે જરાય દુઃખી ન થશો પછી જે બોલે છે શું હું સત્સંગમાં કાયમ પ્રગટ રહીશ છાપેલી પધરાવેલી મૂર્તિઓમાં રહીને હું તમારે દર્શન આપીશ એમાં અખંડ રહીશ પ્રગટ પ્રમાણ રહીશ એકાંતિક ભક્તોમાં હું અખંડ રહીશ આ સત્સંગમાં કાયમ પ્રગટ રહીશ એટલે એક જ વાક્ય યાદ રાખવાનું છે કે ભગવાન સ્વામિનારાયણ હંમેશા પ્રગટ રહીશ એવો સંકલ્પ કરીને ગયા છે માટે પ્રગટ છે હું જતો નથી પ્રગટ રહ્યા સંકલ્પ કરીને ગયા છે માટે પ્રગટ છે અને માટે કહેવાય છે પ્રગટનો સંપ્રદાય છે જેને નથી સમજણ આ બાબત આ મુદ્દાની એને એમ છે કે જેમ બીજા ઉતારો પરોક્ષ છે એમ સહજાન પરોક્ષ છે ના ભાઈ ના એ સંકલ્પ કરીને ગયા છે હું રહીશ પ્રગટ પ્રમાણ રહીશ હું દઈશ તમને એટલે પ્રગટ છે યાદ રાખજો જેવું નથી અગ્નિસંસ્કાર થયો જે દિવસે જે રાત્રે પૂરું થયું તોય કેટલાય સંતો એ ચિત્તાની ભસ્મ પાસે એમ જ બેસી રહ્યા છે વીર તો એને પૂછો તો જ ખબર પડે ને ભાઈ હે કેવો દિવ્ય પ્રેમ હોય એકલો એક દીકરો હોય કોઈનો લાડકો એ જયારે ચાલ્યો જાય એને કેટલો માવતર ને વિયોગ વિરા હોય ત્યારે એ તો લૌકિક પ્રેમ છે અને આ તો અલૌકિક પ્રેમ છે અને એ જયારે વયા જતા હોય નજર સામે જોવા નથી મળવાનું એ હવે નથી કેવાના સચ્ચિદાનંદ આવું હવે ગા ત્યારે એને કેટલો વિરોધ થતો ત્યારે એ ચિત્તાની ભસ્મ પાસે એમ જ બેઠી ત્યારે અડધી રાતે ભ્રસ્મ માંથી સહજાનંદ સ્વામી ઉભા થયા અને એક એક સંતને બથમાં ગાલીને મેળ્યા હું કઈ જાઉં છું હું પ્રગટ રહેવાનો છું તમે મને વયો કયો જાઓ બધા માથે હાથ ફેરવી ફેરવીને કહ્યું જાઓ સ્નાન કરો સુઈ જાઓ હું ક્યાં ગયો છું તમે જ્યારે સંભાળશો ત્યારે હું તમારી પાસે દોડતો આવીશ પછી કેવા પ્રગટ છે કોઈ આવી ઘટના ક્યાંય હોય તો મને બતાવો बात क्या करूं भाई श्रीजी महाराज स्वधाम पधारी गया थोड़ा थोड़ा वर्षो नोपालनंद स्वामी वडोदरा पधार जन्माष्टमी जो त्यौहार नाथ भक्त न घर ना चौक है ગોપાળાનંદ સ્વામી બપોર પછી સભા કરીને બેઠા છે જન્માષ્ટમી જેવો પર્વ છે એટલે લોકો બધા ફ્રી હોય નવરાશ હોય અને બધા ભક્તો પાછળ થોડે દૂર કેટલી બહેનો બધા બેઠા છે અને સ્વામી શ્રીજી મહારાજની વાતો કરે છે ઘણી વાતો સ્વામીએ કરી પછી સ્વામીને શું કહેવો શું થયું તમે જોવો મારે કેવું છે બનેલી ઘટનાની વાત કહું છું પછી સ્વામી વાતો પૂરી કરી નારાયણભાઈ તંબોળી ગવૈયા હતા મોટા મૃદાંગને એ બધાએ રાખી એની પરંપરામાં હજી કેવાય છે કે બધા ગવૈયાઓ ઉત્સવ ને કરતા હોય છે એ નારાયણભાઈ તંબોળી સામે ગોપાળાનું સામે જોયું નારાયણભાઈ હા વંધુના પદ બોલો ગોપાળાનંદ સ્વામીને જે વંધુ છે ને જેવું ગળે વિળગ્યું છે ને વાત મૂકી દે ભાઈ તમે સાંભળજો એવા કેટલાય હજી હું તમને વાત કરીશ પણ શુકાનંદ સ્વામી રોજ સવારે સ્નાન કરીને પોજાને પૂજા કરવા માટે પથરા ઉપર બેસે એમના શિષ્યો હોય એ આજુબાજુ બીજા સંતો બધા બેસી જાય સ્વામી તિલક ચાંદલો પછી કરે બીજું બધું પછી કરે સ્વામી નાય ના આવીને આસન ઉપર બેસે રોજ નો ક્રમ મંદુ આઠ પદ શાંતિથી બોલાવડાવે એવું વાતાવરણ જામી જાય અને ત્યાર પછી પૂજા પ્રાતઃ પૂજા પોતાની કરે શ્રીહરીની પૂજા કરે રોજ જોયો ને તમે મહિમા તને જો હજી મને એમ થાય છે કે આ કેટલું આપણે સમજવામાં કાચું હોય છે રોજ આ એમનો ક્રમ છે ને અદભુત નારાયણ સહજાનંદ ગાઓ જીલાવો અને બધા જીલે એકલા નહી ગાવાનું પણ તમે જીલાવો અને ઉત્સવ રીતે આજે તમે વંદુના પદ ગૌડાવો ભલે સ્વામી આને મૃદંગ ઉપર થાપી મારી તંબો લઈએ અને એવા ઘ પછી તો ઉછવિયા તાલથી ગાતા હોય ને એવા મૃદ્ન વાગે એવી કડીઓ બોલાવે પણ જ્યાં હજી પેલું પદ અર્ધું પૂરું થાય ન થાય ત્યાં સહજાનંદ સ્વામી પ્રગટ થઈ ગયા આમ આવ્યા આવીને સીધા નાચવા માંય આને બધો ભક્ત સમાજ ઉભો થઈ ગયો ત્યાં તો રાસ શરૂ થઈ ગયો અને નારાયણભાઈ બહેનો બધા હતા અકળાણા પેલા અમૃતબાન મોઘીબાન જમુનાબાન એ બધા અરે અમે રહી ગયા મહારાજ ત્યાં અમને દર્શન થતા નથી અમારા ભાગ્ય ફૂટ્યા અરે અમને દર્શન થવા બીજે સ્વરૂપે મહારાજ ત્યાં પ્રગટ થયા રાગમાં એક એક ટુકડો ગાય મૃદન ની થાલીઓ વાગે થાપીયો વાગે ભક્તો ઝીલે એક એક ટુકડો ઝીલે આખી લાઈન ઝીલે એક લાઈન બે બાર મૂકે એટલું લાંબુ ચલાવ્યું એટલું લાંબુ ચલાવ્યું એટલો રસ ધાર વડોદરામાં બધાને ખબર પડી કે સહજાનંદ સ્વામી સ્વધામ વધારી ગયા એને કેટલાય વર્ષ થયા છે આજ પાછા પ્રગટ થયા છે અને ખરેખર બિલકુલ મના માનવરૂપે બિલ એ જ પ્રગટપણા વાત કરું છું વડોદરામાંથી જે કોઈ આવે બધાને દર્શન કોઈને લાગે જ નહીં સહજાનંદ સ્વામી વૈયા ગયા છે દોડી દોડીને કે સહજાનંદ સ્વામી વૈયા ગયા ફરીથી તમારે દર્શન કરવા હોય તો આવો પાપી દોષી અપરાધી જે કોઈ આવે એ વધારે દર્શન કરે અને સહજાનંદ સ્વામી વડોદરાના એ ચોક માં મંદિરના વાડીના ચોકમાં રાસ ની રમઝટ બોલે બધા દર્શન અને રાસ ઝીલાય દોઢ બે કલાક સુધી રાસ રમઝટ બોલી ખબ સુખ આપ્યું કેટલાય લોકો ઓહો કોણ કે છે સહજાનંદ સ્વામી વહી છે એક જ વડોદરામાં શબ્દ મળીને આવ્યા મળી દર્શન કરીને આવ્યા એ વાત શું આ વડોદરામાં આવતા જેવા આપણે દર્શન કર્યા સવારી નીકળી જેવા આપણે દર્શન કર્યા હતા સ્વરૂપે ઓહો ધન્ય થયા ધન્ય થયા તો ગોકીરો થઈ પડ્યો એટલો આનંદ વર્ષ્યો પણ જેવી વંદુ પૂરું થયું મહારાજ અદ્રશ્ય થઈ ગયા બધા તિલા થઈ નીચે બેસી ગોપાળાનંદ સ્વામી કે સંતો ભક્તો બધાય મહારાજે આપણને બહુ સુખ આપ્યું સુખ આપ્યું એનો આનંદ માણો અદ્રશ્ય થઈ ગયા એનો શોક ન કરો આવે ક્યાંથી આ પ્રગટપણું છે સહજાનંદ સ્વામી કયું આ પ્રગટપણું જણ ગયા જ નથી એવું સુખ આપે આપણે છે ને આ વંધુના પાઠ શરૂ કર્યા ને પછી તો બધા જાણ થાય હરિભક્તો મારા ઉપર કાગળ આવ્યો એટલો બધો રાજીપો દેખાડ્યો ભાવ હું તો બહુ રાજી થયો પછી એને પોતાની અમુક વાતો લખી કે સ્વામી હમણાં મહાબદી ચૌદશ ગઈ એટલે સંમત અઢારસો માં સંમત રીતે ઈશ્વેશન ની તો ઈસવીસન બે હાજર એટલે મહાવદી ચૌદ સત્યાસી વર્ષ થયા ને એ હરિભક્ત લખે છે સ્વામી હું તો વર્ષોથી પાઠ કરું છું થયા ત્યારે વંધુના એકસો ને સત્યાસી પાઠ કર્યા એકસો ને હવે એના આગળ નહીં લખ્યું હોય પણ એ દર વર્ષે એવું કરતા છે ને ચોરાશી પંચ્યાસી છ્યાસી સત્યાસી એ દિવસે પાઠ કરતા હશે કેવા કેવા પ્યાસી પીડા છે જોવો જોઈ પછી એણે લખ્યું તમે આ મંદુના પાઠ શરૂ કરાવ્યો ને સ્વામી મને જાણ થઈ ગઈ મને થોડાક દિવસ મોડી જાણ થઈ પણ મેં સ્વામી નાનકડું નિયમ લીધું છે મંદુના પાઠનું રાજી રેજો અને મહારાજ રાજી થાય એ જ અપેક્ષા છે સ્વામી લખવા ખાતર લખું છું પણ જયારે ખબર પડી કે તમે વયમ આપ્યું છે તો મેં ચાતુર્માસ ના ચારે રોજ છ થી સાત કલાક થાય બેસી હશે ને શ્રદ્ધાને ધન્યવાદ છે રોજ એકસો પાઠ અને આપણે ગણા પૂછ્યું ત્રણ પાઠ હાથ થઈ જાય છે વાંધો નથી છે આ પ્રવૃત્તિ ઘણીમાં થાય પણ થઈ જાય છે ગમે તેમ કરી પૂરું કરી નાખું પણ એકસો એટલે જો ભાઈ મને એક વિચાર આવ્યો છો અને મને શ્રદ્ધા છે તમે સાંભળશો તમે સ્વીકારશો ભવિષ્યમાં પણ આ પ્રવચન કેસેટ બહાર પડે અને જે જે સાંભળે જ્યારે જ્યારે સાંભળે એમણે પણ આવું જે વિચાર મૂકું એને જીવમાં ઉતરે તો અપનાવી લેવો શું આપણે ચાતુર્માસ નિમિત્તે વંધુના પાઠ શરૂ કર્યા છે પણ મારો એવો વિચાર છે કે ચાતુર્માસ પૂરો થઈ જાય તો પણ એક પાઠ અવશ્યપણે આ જીવન સૌએ કરો આ નિયમ તોડવો નથી એની પાછળનું મારું કારણ એ છે કે આપણે આ પ્રસાદી કરવી તોડવી નથી કારણ કે સહાનંદ સ્વામી આપણને આ વંધુના પાઠ ના નિયમ અપાવ્યા અને નિયમ શરૂ કરાયો જાણો છો ને કથા તો એ પચીસ જાન્યુઆરી બે શનિવાર સાડા ચાર અમે જ્યાં પાંચેક જણા બધા અમે વડતાલ ગયા હરિકૃષ્ણ મહારાજ પાસે બેઠા અને અમારી કોઈ ઈચ્છા કે સંકલ્પ નહોતો પણ શ્રીજી મહારાજે પ્રેરણા કરી અને જે રીતે વંધુના પાઠને ત્યાં પાઠ થયા અને એ આપણે માની લીધું એવું નહીં પણ ગુરુ પૂર્ણિમા વચ્ચે આવી આપણે એટલે એ વાત પ્રવચનમાં આપણે ત્યાં કરી કહીએ કે શ્રીજી મહારાજે પાછું હરિભક્ત થયો પાઠ કરજો પચીસ જાન્યુઆરી બે ને પચીસ જૂન હા પચીસ જૂન બે તે દિવસે આપણે ગયા હતા એ નક્કી છે આપણે શુક્રવાર ચોવીસે અને પચીસે આપણે ગયા એટલે પચીસ જૂન બે હજાર એ સ્મૃતિમાં આપણે આજીવન એક પાઠ અને એ પાછો મૂળ રાગમાં એક પાઠ થતો હોય છે એ નહી ગણવાનો આ વધારાનો મેં છે ને મારી પૂજા પૂરી થાય ને ત્યારે મેં આ એક પાઠ ગોઠવી દીધો છે અને બને ત્યાં સુધી પૂજામાં જ સવારે કરી લેવાનું નિયમ રાખ્યું એક પાઠ એમાં થઈ જાય હરી સ્મૃતિનો પણ એક ચેપ્ટર રોજ પૂજામાં જ પૂજા પૂરી થાય પછી એક ચેપ્ટર પાઠ કરી લેવાનું એ પૂજામાં જ રાખ્યું એટલે પછી બીજું વાત જ નહીં ભૂલવાની એટલે એમ તમને અનુકૂળ હોય ત્યારે તમારે ભાઈ બહુ વ્યવહાર હોય ને ભાગમ ભાગી હોય તો તમે સવારે ન કરો તો ગમે ત્યારે પણ ચોવીસ કલાકમાં પણ આ રીતે શાંતિથી બેસી અને આ ઢાળમાં આ જીવન એક પાઠ વધારાનો રોજનો નિયમનો હોય એ નિત્ય નિયમનો એ નહીં વધારાનો કરવાનો એવું નિયમ આપણે ચાલુ રાખવાનું છે હવે આવી રીતે સહજાનંદ સ્વામી આજે થોડા વખત પેલા સંભવમાં કીધું છે આપડે ભૂતપૂર્વ વિદ્યાર્થી નાનકડો એવો છોકરો કોલેજ આવ્યો જૂનાગઢ નો ગીરેન્દ્ર ભાલિયા અત્યારે લંડન છે આજે લંડન થી ભાઈ આવ્યા છે આપડે રવજીભાઈ હિરાણી એ બધા એને ઓળખે એ વીરેન્દ્ર વાલીયા જુનાગઢમાં એના દાદા કે એ કઈક હું અત્યારે ભૂલી જાઉં છું પડી દાદા કે વગેરે તો એમને મરણ પથારી અહીંયા બધું દેખાય અને પછી એમને વીરેન્દ્ર ને બોલાયો આવીને બેઠો જેમ ભાગી ગયા આ વિચાર કરો આ વાંચેલી વાતો જ ખાલી થોડી આપણે પ્રમાણભૂત માનવાની છે આજે આટલા વર્ષે એક નાનકડો છોકરો ગુરુકુળો વિદ્યાર્થી સાધુઓ પાસે સત્સંગ લઈને ગયો અને પેલા કે દેખાય છે મને ત્રાસ આપે છે અને ઈ વીરેન્દ્ર ભાલીયા બેસે અને જે સ્વામી કરે ત્યાં જમદૂત ભાગી જાય અને બાપા કે દીકરા તું બેસે છે ત્યારે ક્યારેક ભાગી જાય છે તું અહી જા નહીં પેલો કે હું કેટલીક વાર બેસું માટે તમે સાધુઓ પાસે કંઠી પહેરી લ્યો તો જમદૂધ ભાગી જશે આ પ્રગટ પણ છે સરદાનંદ સ્વામી નું આજે પણ આટલું એટલું એટલું જ છે એટલે જ સ્વામી કહે છે સમરૂપ સુખધામ અનુપમ ના મને રે બોલ હવે જે સુખધામ છે એની વાતો આવતા શુક્રવારે આટલું આજે બસ સદાનંદ સ્વામી